सजानंद स्वामी महाराज कुबा घर मेडी हवेली के भूदर भाड़ा छठा बंगले शंका मेली के भूदर भाड़ा छे मंदिर मंडप दली चा दे के भूदर छे भूधर भालाबूरावटिए बहुरे के भूधर भाड़ा अटारी अगाशी जा के बेठा मोहन जी माड़िए के भूधर भाड़ा छे। ઓટે ઓસરી પડશાલ કે ભૂધર ભાડા છે દીધા ત્યાં દર્શન દયાળે કે ભૂધર ભાડા છે બેઠા ચોક ફળી ચોતરે કેભૂધર ભાડા છે છાટી ભૂમિ ફુવારા ભર કેભૂધર ભાડા છે सारी के भूधर भाला दर्शन कामी पर के करूदर भाला गोदड़ा गादला के भूधर भाला त्या दर्शन थया छे भला के भूदर भूधर भाड़ा जाड पाड ने पाषाण पर जन जाने के भाड़ा गाड़ी वेल रथ पा लखीए के भूदर भाड़ा छे मूर्ति में बैठी लखीए के भूदर भाड़ा गाड़े चारट सुख पाले के भूधर भाड़ा जुए जनवाला ने वाले के भूधर भाड़ा करी बहु बाजे के भूधर भाड़ा सोनेरी सुखलादी समाजे के भूधर भाड़ा वक ने अंशे भूदर भालावक ने अंशे के भूदर भाड़ा जेम ब्रह्मा बेठा हंसे के भूदर भाड़ा बैठा निज सेवक ने अंशे के भूदर भाड़ा छे। ठा निज सेवक ने खंभे के भूदर भाड़ा छे। जेम ब्रह्मा बैठा हंसे के भूदर भाड़ा छे। के भूधर भाड़ा, छे। भाड़ा छे। भगवानी मूर्ति एना चिंतन नो आधार निष्कू आनंद स्वामी अपने आपे श्रीजी महाराज मूर्ति नु सेजे स्मरण था निष्कु आनंद स्वामी तो पोते ये रीते सतत चिंतन करेंटलूम भगवान मय हे के क्या क्या क्या, क्या केवी रीते श्रीजी महाराज बैठा है यदूज एमने याद है एमने के रीते निरख हे दर्शन कर भूलाया नहीं जा आजेरखता भाव थे जर्णन आत हो श्रीजी महाराज कहे कि जय महिताग्र थी ने महिमाए सहित दर्शन करे तो ये दर्शन क्या विसरात नहीं નહીતર મહારાજે એવું કહ્યું કે લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ એને ક્યારેય મૂર્તિ ધાર્યામાં આવે નહીં તો નિષ્કુળાનંદ સ્વામીએ ઝીણું ઝીણું જે બધું વર્ણન કર્યું છે એ આપણને વિચારતા પણ કરી મૂકે છે અને ભાવ જગતમાં આપણને ડૂબાડે પણ છે શ્રીજી મહારાજ ओसरी बैठा है वृक्षा गाड़ी पर बैठा घोड़ा बैठा हाथी पर बैठा ऊट पर बैठा भक्त जन न खभार बैठा जाने एवं लगे जाने ब्रह्मा अंस पर बैठा हो श्वेत वस्त्रधारी पार्षदों भक्त हो एना खभा पर महाराज बे डाबे जमणे एक एक चरण ने लटक जय बैठा हो तेरे दर्शन मणावदरना प्रसिद्ध भक्त है मयाराम भट्ट एव भक्त महिमा वाला मुसलमान रोम रोमाराज ना महिमा छलकाया कर रनंद स्वामी सत्संग थे रानंद स्वामी पूर्ण भाव રામાનંદ સ્વામીની પાસે આ મયારામ ભટ્ટ પર્વતભાઈ એ બધા બેસનારા ભક્તો એકવાર માણાવદરમાં રામાનંદ સ્વામી આવ્યા એટલે આ બધા ભક્તો બધા જ બેઠેલા આઠ દસ એમને કહ્યું કે ભાઈ સાંભળો એક વાત યાદ રાખજો જેમ કોઈ નટ હોય ખેલાડી હોય એ જયારે કોઈ વેશ ભજવવા આવે ત્યારે એની પહેલા ડૂગડૂગી વગાડનારો આવે પડ જગાવે અને ત્યાર પછી ખરો ખેલ ભજવનાર આવે એમ ભક્તો હું તો ડૂગડૂગી વગાડનારો છું આ પડ જગાવવા માટે આવ્યો છો બાકી ખરો વેશ ભજવનાર નટવર તો હવે આવી ગયા છે અને થોડા વખતમાં એ તમારી પાસે આવશે એને ઓળખજો એનો આશ્રય કરજો અને એનું ભજન કરજો હવે આ બધા ભક્તોને તો રામાનંદ સ્વામી વિના બીજે સેજ પણ મન ડગે જ ને એવા નિષ્ઠાવાળા અને સ્વામી આવી વાત કરી એટલે કોઈએ પૂછ્યું કે સ્વામી વળી તમારાથી એ મોટા સ્વામી કે અમારી જેવા તો એના ચરણના ઉપાસ છે ઓહો હો તો આલસી ગાંચી કે મહારાજ હું તો રહ્યો મુસલમાન મને કઈ બીજી હિન્દુ રીતની બીજી બહુ ખબર હોય નહીં મને કેમ ઓળખાય કે એ તમે જે કેહતા એ આવી ગયા છે એ ભગવાન આવી ગયા છે એ પુરુષોત્તમ આવી ગયા છે એ પરમેશ્વર આવી ગયા છે એ ખુદ આવી ગયા છે હું ભીડો નથી મારી જાડી બુદ્ધિ છે મને ઓળખાઈ જાય ને ભૂલો ન પડવું એવું કઈ કરી ગયું આવું માગી લેવું ને આવો વિચાર આવો ને એ બહુ મહત્વનો હોય છે કે અમે ભૂલા ન પડીએ એવું કંઈક કરજો એ સમર્પણની પેલી નિશાની છે પણ લગભગ આપણે આપણી બુદ્ધિ ઉપર બહુ ચાલતા હોઈએ છીએ અને આપણી બુદ્ધિ હંમેશા દગો દેતી હોય છે એનું કારણ છે કે એને જે ઠીક લાગે એને યોગ્ય બનાવે रावनंद स्वामी ने बहु भाव थी कहू स्वामी के आलसी सारू तू भूलो न पड़े एवं अगर जो हूं एक कीर्तन बोलू तू बराबर कंठे कर हमें कीतन मत नहीं स्वामीए यह बहुत प्राचीन कीर्तन भजन एने कंठे करायो करवड़ी પછી સ્વામીએ એક એક કડીના અર્થ કર્યા એને તો બરાબર યાદ રાખી લેજે આ કીર્તન અને આ મેં કરેલા અર્થ હા સ્વામી હવે જે કોઈ આ કીર્તનના મેં કહ્યા એવા અર્થ કરી દે એને તું ખુદા માનીને આશ્રય કરી લેજે જા હવે આ વાતને અને બીજા કોઈને ખબર જ નથી ને शू अर्थ कर खबर आपने भगवान स्वामीनायण ने भगवान तरीके आजे उपासव नहीं जय प्रगटता पृथ्वी पर था त्यारे जे भजन उपासना करता था चकासणी एरण पर पूरेपूरा चकासी ने पीछी एमने आश्रय कर એ સૌ પોત પોતાના ગુરુ ભગવાન માનીને ભજે એવા એ કોઈ ભક્તો ન હતા રામાનંદ સ્વામી તો કીર્તન અને એનો અર્થ અને પછી જતા રહ્યા થોડો વખત ગયો અને પછી એમને તો શ્રીજી મહારાજ આવ્યા નીલકંઠવર્ણી રૂપે ધર્મધુરા સોંપી રામાનંદ સ્વામી દેહ છોડી દીધો પછી ફરતા ફરતા પાછા માણાવદર શ્રીજી મહારાજ આવ્યા લાલસી ગાંચી ને મગજમાં ઓલું બધા આગા પાછા થયા લાલસી ઘાંચી કે મહારાજ તમે ભગવાન ખરા મહારાજ કે જયસિંહ જય જયસિંહ જિનકી યકીન જયસા જયસ્કા અકીન જેવી જેની શ્રદ્ધા હું એક કીર્તન બોલું એના તમે અર્થ કરી વાંધો નહી બોલ આલસી બોલ એક એક કડી બોલતા ગયા મહારાજ કરતા ગયા ચાર કડી નું ભજન એક કડીનો અર્થ કર્યો એટલે આલસી કે પચીસ ટકા ભગવાન હાચ વળી બીજી કડીનો અર્થ કર્યો એટલે આલસી ગાચી કે આલસી ગાચી કે મહારાજ હવે તમે પચાસ ભગવાન ખરા એટલે મહારાજ કે તું આવી રીતે ટકાવારી મૂકે તો જ હું ભગવાન નહીતર નહીં ના મહારાજ તમે તો છો જ બે કડી બાકી છે એનો અર્થ કરી દો પછી બે કડીનો મહારાજ અર્થ કર્યો આલજી ગાંછી ઉભા થઈને મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા આલજી ગાંછીને તો પછી થઈ ગયું છે મને ઓહો જેનું રામાનંદ સ્વામી ભજન કરે એ ભગવાન મને મળ્યા એને એક વધારે આનંદ શું હતો કે હું તો જાતનો મુસલમાન મને આ ક્યાંથી મળે એટલે હાલચી ઘાંચીને તો એટલો બધો આઠ્યો પાવર આનંદ એ ઘાચી ઘાણી ચલાવતા હોય પણ આમ તમારે બજારે હાલતા હોય કામ કરતા હોય પણ આમ કડિયાની કહું ફાટફાટ થાય એટલો બધો પાવર એટલે કોઈ એને પૂછે કે હાલજી તને આટલો બધો આમ કેમ આમ કેપ સમાતો નથી અરે ભાઈ જો તને વાત કરું તું આવ ભિખારી છો તને કરોડો રૂપિયાનું એક રતન મળી જાય નંગ મળી જાય તો તને કેમ થાય અરે તો ફાટી પડી જાય હા તો મને કરોડો રતન શું કરોડો કરોડો એવા કરોડો એવું મને સહજાનંદ સ્વામી રૂપી રતન મળ્યું છે એટલે મને ક્યાંય આમ કેપ સમાતો નથી મહારાજ જયારે જયારે આવે ત્યારે એને એવો સખા ભાવ મારે દોડીને બધ ભરીને બેટી પડે મારાજ પણ આલસી ગાચી ને બહુ બેઠે અને રમુજી સ્વભાવ શરીર છ હાથ ઊંચું પૂરું હાથ અને પઠ્ઠાદાર એવું પહેલવાન જેવું શરીર હાલે તો ધમધમ થાય એવું અને માથા ઉપર હાઈવે એવું ચમકારા માંગે ટુંડ્ર પ્રદેશ શું છે અમારે એક સાહેબ ભણાવતા ને તો પછી ભૂગોળ ભણાવવાનું આવે ને એમાં ટુંડ્ર પ્રદેશ આવે એટલે કોઈ છોકરો ટુંડ્ર પ્રદેશ શું એટલે પેલાના શિક્ષકો ધોતી જબો ટોપી પહેરતા એટલે ટોપી કાઢીને કે આને ટુંડ્ર પ્રદેશ કહેવાય આમાં કશું ઉગે છે તો કે ના બસ જ્યાં કશું ન ઉગે એને ટુંડ્ર પ્રદેશ કહેવાય મોટી તાલ શરીર મોટું રમુજી સ્વભાવ હવે જે વાત કરવી છે મજા મજાની કે બહુ રમૂજ મહારાજ સાથે સખા ભાવની ભક્તિ ત્યાં માણાવદર ને ગામ ગોંધરે ક્ષાર્વતી નદી છે એ ક્ષાર્વતી નદીમાં મહારાજ ભક્તો સાથે બધા સ્નાન કરવા માટે ઘણી જાય સંતો ભક્તો હોય સમૂહમાં જાય જોડ ક્રીડા પણ સહજાનંદ સ્વામી ની છે નાવા ઉતરે એટલે વાત મૂકી એમાં એક શાર્વતી નદીમાં પાછો એક મોટો ઊંડો પાણીનો ધરો અને ત્યાં જાય એટલે એમાં વધારે આમ ધુબકા મારવાની આનંદ આવે તરવાની ઊંડા પાણીમાં મજા આવે પણ આમ થોડું આમ છેટું એટલે પછી અહીંથી ત્યાં જવું એટલે કાંઈ આપણે પગ મૂકીએ તો રેતીના પદે ઓયલો ભાગ હોય એમાં આમ જલ્દી ચલાય નહીં ચાલવામાં થોડું મુશ્કેલી પડે આપણે ચપ્પલ પહેર્યા હોય જોડા પહેર્યા એમાં રેતી ભરાય ન પહેર્યા હોય તોય આપણને ખૂંચા જઈએ એટલે ચાલવાની મજા આવે નહીં કષ્ટ પડે એટલે આલસી ગાંજી કે મહારાજ હવે તમે આમ ચાલો છો અને કષ્ટ પડે છે તમે એમ કરો મારા ખભા ઉપર બે વાત હતી ને આપણે બેઠા નીચે સેવક ને અણશે અણસ એટલે ખંભો બ્રહ્મા બેઠા જેમ હંશે આલસી ઘાંચી એઠા બેસે મહારાજાના ખભા ઉપર બે પગ પલાણી અને બેસે અને પછી પેલો આલસી ઘાંચી ચાલે પણ મહારાજ છે ને કઈ ફરખા રિયે નહીં એને જેમ સખા ભાવતો આમ નહીં પણ એમનો સખાફ આવતો મહારાજાના માથા ઉપર તબલા વગાડે અને એના માથા ઉપર હાથ ફેરે રમૂજ કરે એને ગાલે દાટી હાથ ફેરે જાણે ઘોડા ને ચોકડું હોય ને આમ મંગળું પકડે અને પાછા અધુરામ પૂરું એને પેટ હોય ત્યાં જ બરાબર મહારાજ બે ચરણ ની પેની આવે એટલે મહારાજ પેની ના ગોદા મારે એના પેટમાં અને પાછા કે હલ ચલ ચાલ ઘોડા ચાલ ચાલ હરખો હરખો હાલ કે હરખો હાલ અને હવે છે ગાચી કે એક તો ખાણ ખૂટણ કઈ ખાવા દેવું નથી અને ઠાલા આમતા ગોદા મારો છો એ હલ ઘોડા હલ ચલ ઘોડા ચલ ચલ ઘોડા ચલ હખણા રેજો ને તો ટાંટ્યો હેઠા નાખીશ કે તો મહારાજ કેમ મારો આ ઘોડો તો અકોનો છે તો અકો થાવું પડે હખણા બેસો એમ મહારાજ રોજે રમૂજ કરતા કરતા એની સાથે આવે અને ગુનો આવે કે આરથી ગાંઠી ઉભારી અને મહારાજ એના ખભા ઉપર ઉભા થાય અને ખભાવ પૂરોભા થઈને મારા જમ્પ લગાવે અને ક્ષારવતીના ગુનામાં દબાંગ દઈ પડે અને પછી બધા સંતો ભક્તો એ ગુનામાં નાવા માટે ઉતરે અને પછી જળ ક્રીડા જામે અદભુત રીતે મારા સ્નાન કરે કીર્તનો ગાય આનંદ આનંદ થઈ જાય વળી પાછા વસ્ત્રો બદલે આલસી ગાંચી ઉપર બેસે અને વળી પાછા રમૂજ કરતા કરતા આ કાંઠે ઉતારે એટલે નિષ્ફળ આનંદ સ્વામી ને હોય तेरे महाराज ने एम जो कि निजी सेवक ने बेठा हंसे के लगे जाने ब्रह्मा बेठा जेम अंश है दर्शन था याद रखे स्वामी ये बात तो दास भक्ति है सखा भक्ति है कांत भक्ति है कांत एट प्रियतम प्रियतम भक्ति पति पत्नी भाव हो प्रभु ने पति भाव थी भजवा मीरा जीवी रीते भजता था एक भक्ति कह चौथी वात्सल्य भक्ति जसोदाजी मोते पुत्र भाव भगवान ने जेम भजे भक्ति माता पुत्र भावे भगवान ने भजे जतलपुर गंगा महाराज ने पुत्र भावे एम भजे સેવા કરે અને મહારાજ પણ એવા લાડ કરે જ્યાં સુધી ગંગામાં એમ ન કે હાયેલ દીકરા જમવા ત્યાં સુધી જમવા આવે જ નહીં માં તો તું તો પણ ભગવાનને પણ ગમે છે એ વાત્સલ્ય ભક્તિ છે આમાં કોઈક ભાવ આપણા હૃદયમાં સ્થિર થવો જોઈએ હવે સખા ભાવ તો બધાને ન આવે कांत भाव मैट तो कदाच स्त्री भाव जोई अथवा तो पी एव गोपी भाव प्रगट थवे वात्सल्य भाव छे ये जो ये जो वो प्रेम भाव तो आवे एक सहज दास भाव आवी जाए दास भाव मा स्वामी सेवक भाव के आपको अपने सेवक छोड़े પણ એમાં થોડુંક આપણને કહેવાનું મન થાય કે એ ભાવમાં થોડું એવું કરવું કે સ્વામી સેવક ભાવ દાસભાવમાં વસ્તુ બરાબર છે પણ આપણે પિતા પુત્રનો ભાવ સ્થાપિત કરવો એ મારો બાપ છે હું એનો દીકરો છું કારણ કે દાસભાવની અંદર દુરાવ છે માલિક ભાવ હોય તો માલિકની સાથે દાસભાવને થોડુંક અંતર છે મર્યાદા પણ છે દાસ કોઈ દી એમ ખોળામાં ન બેસી શકે દાસ કોઈ દિવસ માલિક ના ખોળામાં ન બેસે એને કઈ દાઢીયા હાથ ન ફેરવી શકે એને ગાલે હાથ ના ફેરવી શકે એને ગાલે ટાપલી ન મારી શકે એની કઈ મૂછો ન ખેચી શકે એનો કાન ખેચી ના શકે દાસ છે હાથ જોડીને બેસવાનું હોય દીકરો તો બાપના ખોળામાં કૂદકા મારે અને એના ખભે બેસી જાય એની મૂછોય તાણે એના કાન તાણે નાક તાણે એ આપણે એવો ભાવ કે આપણે એના દીકરા છે ને એ આપણો બાપ છે એવો ભાવ જયારે આપણે રાખીએ ત્યારે આપણને આનંદ આવે એવી રીતે સ્તુતિ કરવામાં પૂજા કરવામાં માનસ પૂજા કરવામાં દંડવત કરવામાં એ ભાવ સ્થિર થઈ જાય તો પછી આપણને સેજે એવું લાગે કે હવે બાપ બેઠો તો પછી દીકરાને કઈ વાંધો છે નહીં આપણે દીકરા થાય તો એને બાપ જ પડે આપણે દીકરા થવા તૈયાર હોઈએ તો એને બાપ થવું જ પડે આમ તો છે જ આખા બ્રહ્માંડોના આનંદ જીવનનો બાપ છે પણ આપણે માનવા તૈયાર નથી આપણે માનવા તૈયાર નથી કે આપણું બાપ છે કારણ કે આપણે બીજા બધા બેઠા છે પણ ખરેખરા તો પરમ પિતા આપણા ભગવાન છે તો જે તે ભાવે ભગવાનની સાથે પ્રેમ મૂળ વસ્તુ કોમન પ્રેમ છે પ્રેમ હતી હોય એટલે બહુ મોટી વાત છે અને પ્રેમથી જ ભગવાન કેવા કેવા ભાવ પૂરા કરે છે એવો જ બીજો પ્રસંગ કહીશ કાર્યાણીના વસ્થા ખચર અને એમના પત્ની સીતભાઈ બહેનોને એક સહજ ફાયદો છે કે એની પાસે અહ્યુ એ ભાવથી ભરેલું હોય સમર્પિત થઈ જવું એ સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે અને આક્રમક થઈ જવાનું એ પુરુષનો સહજ સ્વભાવ છે એટલે પુરુષ જલ્દી તમે જોજો તમારે દીકરો હોય ને દીકરી હોય બે ને તમે મંદિરે લઈ આવો તો દીકરી છે ને એ તરત માથું નમાવી દેશે તમે નમાયું તો તરત નમાઈ દે છે નમે સેજ આમ કરો તો દીકરી તરત જ એ જ પ્રમાણે નમી જશે ઠાકોરજી પગે લાગી લેશે દીકરા ને તમે આમ માથું પર ઉમીને પગે લાગો ઉલ્દી નહીં નમેજો જન્મથી જ એને કોણ જાણે આ પુરુષ એવું છે એ નમે જ નહીં અમે ઘણી વાર ખેલ થતા હોય છોકરા ને લઈ આવ્યો છોકરો દંડોદ કરવા અર્ધો પડધો કરી છોકરા બઉ હોશિયાર હોય આઠ દસ વર્ષ છોકરો એક નાની ચોપડી વાંચે એની ચોપડી એ હતી કે બાળ ઉછેર કેમ કરવો એના બાપુજી ને તો મગજ ફરી ગયો એલા તારી ઉંમર નથી આ ચોપડી વાંચવાની આ ચોપડી તો અમારે વાંચવાની તો કે ના પપ્પા મારે વાંચવી પડે તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહી આજના છોકરા એવા જ છે આજે ત્રણ વર્ષ નું તમારા બધા મોબાઈલ મોબાઈલ ને ગમે તેની ઓપરેટ કરી શકે છે આપણને ગમ નથી પડતી કોમ્પ્યુટરો બધા ધડાધડ ખોલ નાખે છે અને એને ખોલેલું આપણે બંધ કરતા નથી આવડતું એવા છે એટલે બાળક પુરુષને સહજ અહંકાર છે અને સ્ત્રીઓને સહજ રીતે સમર્પણ છે દિલ છે આંસુ છે ભાવ છે એટલે ભક્તિનો જે ધળાવ છે આમ સ્ત્રીઓ મેદાન મારી જાય છે પણ હવે હશે બીજું આપણા શું જેવા ભાગ બીજું શું એટલે શીતબાઈ મહારાજમાં પ્રેમ હોય સ્વાભાવિક છે પણ છતાંય પ્રેમ ભક્તિ તો અદભુત છે તો ચોમાસાને ઋતુ છે અષાઢ મહિનો છે વરસાદ જાયમો છે વીજળીના કડાકા થાય છે ધરતીને આકાશ હમણાં ભાંગીને જાય ભૂકો થઈ જશે એવા કડડાટી બોલે છે અને ધોધમાર વરસાદ પડે છે નદી નાળાઓ છલકાઈ ગયા છે ક્યાંય દેખ્યું દેખાતું નથી રાત જામી છે ગોર અંધારું છે પણ શીતબાઈ ને પોતાના ઘરમાં ઊંઘ આવતી નથી ઓહોહો અત્યારે મહારાજ ક્યાં છે એ જીમા હશે કે નહીં જીમા હોય એનો એવો સ્વભાવ છે કરુણા સ્વભાવ છે કે વનવગડે એકલાય વિચરી જાય છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે ક્યાં છે આવા વરસાદમાં ક્યાંય પલળતા હશે તો આવા વરસાદમાં જીમા હશે કે નહીં જીમા હોય એનું પાછું એવું છે કે એ જયારે સરમ સંકોચ અનુભવે તો કોઈની પાસે ખાવાનું માગે નહીં ઓઢવાનું પૂરું ન મળ્યું હોય તો એ ન માગે આવો એમનો સહનશીલ સ્વભાવ છે કોઈને દુઃખ ન આપ અરે જો અહીંયા હોય તો હું એમને સારી રસોઈ બનાવીને જમાડું સરસ પલંગે બિછાવું કોઢાડું પણ ક્યાં આવશે પલંગે પાથરી દીધો જો આવે તો મહારાજ ને સરસ મજાના ઓશિકા ગાદલા ગોદડા ધડકીઓ મૂકી સગડી ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો એટલો બધો ભાવ જો અચાનક ક્યાંયથી વળી મહારાજ આવી જાય તો એનો સગડીએ તપાડું આવામાં ક્યાં હશે ક્યાં એમને દુઃખ તો નહીં થતું હોય બોર બોર જેવડા આંસુ પડે જેમાં હશે કે નહીં પરબ પૂરું ઓળવાનું મેળવ્યું હશે કે નહીં પલંગ પથ્થરનું મેળવ્યું હશે કે નહીં ક્યાંય ઉતારો સારો મેળવ્યો હશે કે નહીં એ તો કોઈ ગરીબને ત્યાં જઈને બેસી જાય ને એને ત્યાં કાંઈ સગવડતા ન હોય તો આ કાંઈ બોલે નહીં અરે એનું શું થતું છે હે ના મારા પીવું ક્યાં હશો એ વાત તવાય છે તડપે છે પ્રેમમાં હેતમાં જીવા ખાચાના દરબારમાં પણ આનો તડપ મહારાજે ગોદડું ફેંકી દીધું ને એકદમ બેઠા થઈ ગયા માત્ર બાજુમાં બેઠા છે માળા કરતા હશે મહારાજને કીધું કેમ મહારાજ જાગી ગયા મહારાજ કે માત્ર એનો મને અર્થ નથી સમજાતો ભાવ સમજાય છે હુડ બોલે એટલે આમ બોથારો બોલતો હોય ધોધ એને હુડ બોલે છે હવે હુડ શું કેવાય કેવું પ્રાણી છે કે ફળ છે મને નથી ખબર પણ કુડ બોલે છે આમ જુઓ ક્યાંય પડ્યો તારે આવું દોટ મૂકી માતા મહારાજ ઉભા રહ્યો હું આવું છું હું તમારે હારી આવું આવું છું હાલ તો આવવું હોય તો હવે રેવાય એવું નથી હવે જીવા બાપુ એના ઓરડા પોઈડ્યા હોય પોડ્યા ને આ રાતે નીકળી ગયા માતા દાદલ ને લીધા હવે પાણીના ધોધ હાલા જતા હોય અને મહારાજ એમાં દાદલથી જોઈ શકાય નેશો ત્યાં જવાય પણ શું એવું આ તને નહી ખબર પડે આભ ફાટી પડ્યું છે તો મહારાજ એક એક કામ કરો મહારાજ પ્રભુ તમારું કમલ શરીર છે બ્રાહ્મણ દેહ છે અને હું તો ક્ષત્રિય બચ્ચો છું મહારાજ ઉભા મારું એટલું માનો હું બેસી જાવ મારા ખભા ઉપર બેસી જાવ હું તમને ખભા ઉપર શ્રીજી મહારાજ ને લઈને માત્ર દાદા નીકળ્યા એ સારંગપુર થી કારિયાણી આવ્યા રાતનો ગજર ભાંગ્યો છે અને એ વસ્તા ખાચર ના ઓરડાની ડેલી અને સાંકળ મહારાજે માત્રા દાદર ખભા ઉપર બેઠા બેઠા ખખડાવી ટકો કર્યો શીતભાઈ અવાજ છે અને બારી માંથી જોયું અને મહારાજ ને જોયું હા હા હા મને હતું એમ જ તમે પલળતા છો ક્યાંય તમને કોઈનો ઉતારો મેળ્યો નથી મહારાજ હા મહારાજ કે એવું નહોતું ઉતારો તો મેળ્યો તો તે પલાળ્યો છે પોઝિટિવ એવો તો પછી ભગવાનને પલળવું જ પડે મહારાજ ને નીચે ઉતર્યા એકદમ તરત મહારાજ ને સ્નાન ગરમ પાણી કરી કરાવ્યું વસ્ત્રો પહેરાવ્યા મહારાજ ને સગડીઓ આપી તાકું અને બેઠા સરસ મજાના ગરમ ગરમ રોટલા બીજું બનાવી બનાવી અને મહારાજને પ્રેમથી જમાડ્યા જમીને સૂતા હતા પણ ભૂખ નથી એને હોતી ભાવની ભૂખ હોય છે મહારાજને પ્રેમથી જમાડ્યા એ ભૂખ લાગી હોય ને અર્ધી રાત વીતી ગઈ છોકરો રિહાઈને સૂઈ ગયો પછી પેટમાં ગડગડ ગડગડ મજા થવા પછી એની મેળે જે રોટલો દૂધ પીડ્યું હોય ને એ લઈને એનો બહુ સ્વાદ મીઠો હોય શેર વાળા ને ખબર હોય ગામડામાં છોકરા રેહાય ને પછી રોટલી લુખી અને આ અત્યારે રેસાણો છે પાછો રાતે ઉઠીને ખાવાનો જ છે એટલે એને દૂધ રાખી જ મૂક્યું હોય પછી રોટલી ને દૂધ જમીન પછી પાછો એજ મેળે મેળે ભૂઈ જાય કીધે કુંભાર ગધેડે ના ચડે પણ હારે એટલે એને મેળા ચડી એ સરસ મારા રોટલા દૂધ ને બધું જીમા સરસ મારા ગાદલા બીછાના કર્યા હતા મહારાજ ને પોડા જીવા ખર ઉઠ્યા મહારાજ ના મારે આને ફાળ પડ્યા ક્યાંય ગયા માત્ર દાદા લઈને નમળે ને નમળે અત્યારથી મોબાઈલ તો નહી એ પછી ગોતવા નીકળે પણ એ આખી અલગ કથા છે પણ પ્રેમ હોય તો મહારાજ દોડતા છે અને ભગવાન ભક્તોના ખભા ઉપર બેઠા છે એ ભક્તોને ધન્ય છે જે અનંતોટી બ્રહ્માંડ ને ધારણ કરે છે વિરાટ નારાયણ જેવા બ્રહ્માદિ દેવતાઓ જે ભગવાનની આજ્ઞા ધારી અનંતકોટી બ્રહ્માંડો નો જે ધરતલ છે તો આ સેવા ન મળે એ આલસી ગાચી જેવા એના માતા ભક્ત જેવા એ પોતે એને ખભે ણ કરી અને જયારે એને વહન કરે એ કેવા ભાગ્યશાળી શું સાધન કરવા પડે એને કશા જ નહીં ભાઈ ભગવાન જેને ખભે બેઠો વારે વાર તન્ય છે પણ સંસારમાં રહીને જો એક વાત તમને મૂળ તો ભગવાનમાં ભાવને પ્રેમ કરવાની વાત છે ને થોડુંક સમજાય તો થાય નહીતર ન થાય કથા વાર્તા કેવળ સાંભળ્યાથી કઈ નહીં થાય પોતે મનન કરવું પડશે પોતે વ્યતાની રીતે વિચાર કરવો પડશે એ વિચાર કરીને એ જ્ઞાનને એ શબ્દોને પોતાના કરે તો જીવ જાગે નહીતર જાગે નહીં અત્યારે કાંઈ કોઈ પણ સાધુ સંતોને આપણે સાંભળીએ એને ઉપદેશ કહેવાય પણ ઉપદેશ સાંભળ્યા પછી કે પોતાના અંતસ્ફૂરથી જીવ જાગી જાય એને જીવનું કામ થતું નથી ઉપદેશ તો આવે એથી માહિતી થઈને જીવમાં રહી જાય બોધ થાવો જે મનન કરે તો એક સામાન્ય તમે આમ બહુ વિચારી અને વિચાર કરો આ જગતની અંદર આપણે શું વિશિષ્ટ છીએ આપણે એટલે માણસ શું છે જો આ પશુ પક્ષીઓ છે એની તમે જીવન ચેષ્ટા છે દિનચર્યા એને વિચારો અત્યારે આ બધા રાતે જ્યાં મળ્યો છે ત્યાં આશ્રય લઈ લેશે સવાર ઉઠશે ઉઠીને શું કરશે પશુ પક્ષીઓ બધા ઉઠીને શું કરશે ખાવા પીવાનું બાળબચ્ચા સંભાળવાનું આખો દિવસ બસ શરીરના નિભાવનું પરિવાર છે એનો નિભાવ કરવાનો રાત પડે એને સુઈ જવાનું વળી સવારેથી પાછું એ જ બધું ખાવું પીવું શું ગુણાતીતાનંદ સ્વામી કહે ખાવું ખાડો અને ખાટલો આ ત્રણ માં કોઈને ગુરુ કરવો પડતો નથી ઊંઘવા માટે કોઈ કઈ ટ્યુશન ક્લાસ રાખ્યા ખાવા માટે કોઈ ગુરુ રાખ્યો ગુરુ મને કઈ શીખવાડો મને ખાવાનું ભાવે તો પછી ખાધા પછી જવું જ પડે એમાં કોઈ ગુરુ કઈ ટ્યુશન કલાક નથી રાખવા એટલે ખાવું ખાડો ખાડો એટલે જવું અને ખાટલો જોઈ જવું અને સુઈ જવું ને એની સાથે ખાટલો એટલે સંસાર ખાટલો એ વરવું પારું કોઈ એમ થોડાક કે છે મારે પચીસ હું બેઠું તો હું તો લગ્ન કરવાનું ભૂલી જ ગયો એવું તો કઈ નથી થતું આ સહજ છે તો પશુ પક્ષીઓ જે છે એ ખાય છે પીવે છે પરિવાર છે ગોઠવાઈ જાય છે માળા બાંધે છે ઈંડાઓને સેવે છે બચ્ચાઓ ઉછેરે છે એને પછી હેત રાખે છે એના માટે મરી પડે છે એટલું બધું હેત રાખે છે આવી રીતે બધું છે એ ઊંઘી છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેથ પશુવીર નારાયણ સરખું જ છે હવે તમે એક નજર કરો આપણે આપણે બકાત રાખજો કારણ કે આપણે એવા નથી એવું આપણે હકીકત છે પણ આખી આ દુનિયામાં તમે જુઓ માણસ કેવાય છે પણ માણસ કરે છે શું સવાર હે તો શું એમાં ભેદ શું છે ચાલો પશુ સવાર માં બસ સીધું બસ આવીને ત્યારે ખાવા પીવાનું સાંભળે આ લોકો ઉઠીને સીધું ચાપણી કરો નાસ્તો કરો બ્રશ કર્યો બસ કૂતરાઓ હવારમાં ઉઠીને વોકિંગ કરતા હોય છે જે અંગ કસરત કરતા હોય છે તમે જોજો એ વ્યાયામ કરતા હોય છે આમ શરીર ટાંડતા હોય છે બગાસા ખાતા હોય છે નથી કરતા ખોટું નથી સાચું છે એ સમજે છે વ્યાયામ કરવો જોઈએ પછી ગલગલિયા કરતા એકબીજા પાછળ દોડાય પૂછડી ખેંચે ને એકબીજા નથી કરતા કુસ્તી કરતા હોય છે સવાર નથી કરતા શિયાળામાંથી એ લોકો અડધો કલાક તો બધા ફરજિયાત કસરત કરતા હોય છે અને પછી ખાવા પીવાનું એ બધું કૂતરાઓએ કરે છે બાલ બચ્ચા તો એ નહીં છે માળા તો એ બાંધે છે કેવા સુઘરી સુઘરી કેવા માળા બાંધે છે કે હજી મગજ કામ નથી કરતું એવું તો આપણને થાય નહીં એન્જિનિયરો ભેળા કરો તો એવું તો કેમ થાય અને એને કાંઈ નહીં એક ખાલી આટલી એક ચોખા જેવડી ચાંચ હોય અને પણ છતાં કેવું સરસ મજાનું ઘર બનાવે છે એની અંદર કેવા માળ ગોઠવા હોય છે અને અવર કે ગમેવો પવન આવે હિલોળા આમ આકાશમાં ઝૂલતું મકાન આપણા કોઈ એન્જિનિયર બનાવી છે ઝૂલતા મીનારા છે પણ ધરતી ઉપર આકાશમાં આકાશમાં ઝૂલતું હોય છે સારા ઘર એ બનાવે છે સારામાં સારા ખોરાક તો એ ખાય છે ઘણી આમ સૂરજ ઉગતો હોય હું આ બારે ઉભો ગેલેરીમાં અને ત્યાંથી આમ ક્યારેક જોઉં એ દૂર દૂર આસો કે લીમડાના વૃક્ષ એની ઉપલી ડાળ ઉપર એ પક્ષી બેઠું હોય કબૂતર છે કોઈ હોલો છે કોઈ ચકલું છે એ બેઠું હોય અને સૂરજ આમ ઉગતો હોય ને એવું આમ પવનની દાળી ઝૂલતી હોય ને આમાં બે કીધું આ આનંદ એને હોય માણસ ને ન હોય અને વાંદરા બેઠા હોય છે આરામ આમ જોવો કે આપણને એમ થાય કે અને તાજામાં તાજું દૂધ જોવું ગાય વાછડાઓ પીવે છે આપણે વળી પશ્ચુરાઈઝ થયેલા આવા થયેલા તે થયેલા વળી પાણી નાખેલા ને હા નાખેલા ને એવા બધા પીએ છે પાવડરના ડબલાના થલા સારામાં સારા ચીકુ પાકે કેરી પાકે આપણે ખાઈએ બધા દાબામાં નાખેલા કેમિકલ વાળા અને પોપટના બધા પક્ષીઓ કેવા સરસ ફળ ખાય તો આમાં શું માણસમાં વિશેષ શું છે કંઈ છે ને આપણે શ્રીખંડપુરી ખાઈને જેટલો આનંદ આવે એટલો ભૂંડ ને કાદો ખાવામાં આનંદ આવે એને એઠવાડ આપો અને જે મજા કરે તમે જોજો આના અને મોઢા ઉપર પૂછડું ફટફ તમે જોજો તો આપણને શિખંડપુરીમાં આનંદ આવે ને એટલો જ એને ત્યાં આનંદ આવે આપણને મશરૂનો સરસ મજાનો લીસા ગાલીચા પાથરેલા પલંગમાં સુવાનું મળે અને જેવો આનંદ આવે એવો ગધેડા અને રેતીમાં આળોટવાનો આનંદ આવે એટલો જ આનંદમાં કશો ફેર નથી હોતો આનંદમાં જરાય ફેર નથી શું પશુઓને આપણા માણ આ બધા જીવાય જીવે છે એમાં પછી ભલે ને કરોડા અધિપતિ હોય બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય જીવન શું ના હરીનું સ્મરણ આવે ન ભજન આવે ના કાંઈ એટલે એક છે ને સાધુ ગામ ને બાર વડલાનું સાધુ બેઠેલો કૂતરો એક બહુ બુદ્ધિશાળી કઈક ભણી ગયો છે કોલેજમાં કુતરો છે આ સાધુ ને કોઈ પગે લાગે બેસે પ્રણામ કરે જો પોણો કલાક સુધી આ બધું જોયું પછી બધા આગા પાછા ગયા ને એટલે કુતરા એ પેલા મહારાજ ને મહાત્મા ને મહાત્માજી નમસ્તે શું છે મારે પ્રશ્ન પૂછવો છે પૂછવા आ बदाय तमने के पगे लगे मैं फेर नहीं लगता मरा मन तर मैं फर्क नहीं लगता तमने बदाय पगे केम लगे साधु तो घड़ी तो अवाको क्या आत न मन के मार कई फरक नहीं લ્યા હું સંસાર છોડીને બેઠો છું લ્યો સંસાર છોડ્યો છે એટલે તમે શું કયો છો હોય મારે નથી ક્યાંય મકાન ભાડે રાખ્યું હું તો શેરી ચોટો ગમે ત્યાં ગમે ત્યાં રીતે પીડ્યો રહું છું મારા તમારા કરતા તો હું મોટો યોગી છું સાધુ પુરુષ છું તમે તો કોકના ઘરમાં ઘરીને રાઈત રહ્યો છો હું કોઈ દિવસ ક્યાંય નથી રેતો ગમે ત્યાં ખુલ્લા ચોક માં ખાલી આમ ખાડો ગાળીને પીડ્યો રહું છું સાધુ કે મારી વાત તો સાચી જ છે આ તો પછી તમારા શું છે હાલો બતાવો એટલે સાધુ કે હું ભિક્ષા માગીને ખાવ હું ભિક્ષા માગીને જ ખાઉં છું કુતરાની વાત જો દલીલ એ સાચી જ છે હું ભિક્ષા માગીને ખાવું છું હું ક્યાં રસોડું કરું છું મારી પાસે ચૂલો કે પ્રાઈમસ કે ગેસ બોટલ કઈ છે જ નહી હું તો રાશન નથી રાખતો અને તમે તળીયે રાખતા છો કારણ કે આવે તેમાં રાખી મુકતા છો સાંજે કામ આવશે મારે નથી અને ભિક્ષા માગો છો તમે પાત્ર રાખો છો કટોરો રાખો છો એ પાત્ર માં લેવો છો પાણી પીવાની રાખો છો મારી પાસે નથી મળે ઉદર કરતા હું મોટો મહાત્મ છું હું ભિક્ષ માગી ખાવું છું છતાંય જે મળે એને એમ જ હાથમાં રાખીને ખાઈ લઉં છું જ્યાં પાણી મળે ત્યાં પી લઉં છું નથી કોઈ વાસણ રાખતો નથી ભિક્ષાની જોડી રાખતો તમારા મારામાં શું ફર્ક છે અને સાધુ કે મેં ભગવા પહેર્યા છે લે હું તો પહેરતો જ નથી તમે તો એટલું જ પહેરો છો ને હું તો કપડા જ નથી પહેરતો હું તો દિગમ્બર પરંપરાનો સંન્યાસી છું કુતરો છે છતાં હું રૂડો લાગુ છું કોઈ પશુ નગ્ન લાગે પણ ક્યારેક ભૂંડું નથી લાગતું ને માણસ વરો લાગે એકાદું ઓછું પહેર્યું હોય તો ભૂંડો લાગે કુતરો કે હું તો તમે જો હું તો વસ્ત્ર જ નથી પહેરતો દિગમ્બર છું અમારી પરંપરા છે સાધુ કે વાત સાચી છે તો બોલો બોલો હું તમારા વિશેષ છે સામે કીધું સાધુ ન બોલા કુતરાએ કીધું મારા તમે માનતા હો કે હું બ્રહ્મચારી છું તો હું ગ્રહસ્થ ધર્મ પ્રમાણે પણ બ્રહ્મચારી છું હું પ્રજોત્પતિ સિવાય મને કોઈ દી વિકાર જ નથી થતો વાત એ સાચી કુતરા જયારે ઋતુકાળ હોય ત્યારે ઋતુકાળ સ્ત્રીઓ સાથે પોતાની પત્ની સાથે વિહેરે એને શાસ્ત્રો એ પરમ બ્રહ્મચારી કહ્યો છે તો મારા હું બ્રહ્મચારી જ છું સાધુ કહ્યું તો બધી વાતમાં ચડિયાતો છે તો પછી તમને કેમ પગે લાગે છે મને કેમ કોઈ નથી લાગતું સાધુ એ ચડિયા તો છે પણ એક જ વસ્તુ મારામાં મને વિશેષ લાગે છે કે હું ભોજન કે ભિક્ષા કર્યા પછી કે કોઈ જગ્યાએ આશરો લઈને પણ હું હરિના નામનું ભજન કરું છું એ મારું મોટા મોટું ગુણાવ યારે નીચું કરી ના મહારાજ હવે તમે સાચા તમે હરી ભજન કરો છો એટલે મનુષ્ય હરિભજન કરતા હોય તો જ શ્રેષ્ઠ છે બાકી ગમે તેવા હોય પશુ વિશેષ નથી આપણે પણ વિચારવાનો છે કે આપણે સવારે ઉઠીને આપણે હરિભજન કેટલું કરીએ છીએ કે પછી જેમ પશુઓ છે એમ જ આપણે છીએ અર્ધો દી ચડી જાય પછી આપણને ખબર પડે કે હજી પૂજા બાકી છે તો બહુ બહુ મોટી હાનિ છે એટલે વ્યવહાર સંસારનો જે છે તે પણ એના વ્યવહારમાં આપણી પાસે જે કળા છે એ કળા દ્વારા ભગવાનની ઉપાસના કરવી એ બહુ શ્રેષ્ઠ છે સુરતના આત્મારામ દરજી હવે દરજીનું દરજીનું પોતાનું કામ છે પોતાની પાસે જે કળા હોય જે હોય એનાથી હરીને ઉપાસી લેવો બહુ સરળ પડે આત્મારામ દરજીને છે કહો હું આખા દુનિયાના લુગડા શીવું છું મારા પ્રભુને માટે હું કઈક બનાવું ને પોળ જાગ્યા હું એવી સરસ મજાની ડગલી બનાવું જે મહારાજ મારી ડગલી પહેરે બસ હવે આત્મારામ દરજી મહારાજનું માપ નથી લીધું વિશેષતા એ છે મૂર્તિને નિરખીત છે અને આત્મારામ દરજી એ મૂર્તિને નિરખીત છે એ જ પ્રમાણે માપથી એમણે ડગલી બનાવવાનું શરૂ કર્યું એવી સરસ ભાઈ ડગલી બનાવી એમાં એવી ભાંચો પાડી એવા ફૂલ ગુંથ્યા એવું ભરતકામ કર્યું એવા એમાં કાચના આભલા જીડ્યા એવી ભાત એવા રંગથી એવા બધા બીબાઢાળ્યા અને એવી સરસ મજાની ગઠણ સુધી લાંબી અને ભાત ભાત થી રંગીન કરેલી આખી બાઈની સરસ મજાની જાડી એવી દોરાથી ગૂંથેલી અને કપડા ઉપર સરસ મજાની એવી ડગલી કરી અને ડગલી લઈને મહારાજ પાસે ગઢપુર આવ્યા ભક્ત જેમ ઉતાવળ છે ભગવાન ની ઉતાવળ છે આત્મારામ દરજી આવ્યા ઉભા થઈને કે લાવ લાવ લાવ લાવ તમે બહુ સરસ પોશાક લાવ્યા છો અને મહારાજે સભામાં એની ડગલી પહેરી આનંદ સ્વામી તો હાજર હોય એ જેવી ડગલી એવો આનંદ સ્વામી સાફો બાંધી એવો સુરવાળ પહેરાયો એવો જ મહારાજ ને પડકે કમર ઉપર રેટો બંધાયો મહારણ કરી યાદ રાખી છે કે ભગવાને જે બધું પહેર્યું છે શું શું પહેર્યું ખેસ ધોતી પોતી પેરી કે ભૂધર ભાડા છે ગુડ રેટે લેરી કેભૂધર ભાળા છે की की की के जोई के भूदर छे अंगर भूदर भाय छे पेरी आंगी अंगे वाले के भूदर भाई छे कसी कमर दुसाले के भूधर भायगली सोने रि रूपेरी ભૂદર ભાઈ ડગલી મહારાજ બહુ ખુશ થઈ ગયા આખી સભાઈ જોઈ રી શું વાત દર્દી આત્મારામ તમે શું ડગલી બનાવી છે આ વાત મહારાજને જોવે બધા ડગલી જ જોઈ રાખે એવી મહારાજને શોભે એવી શોભે વાત ઉડતી ઉડતી ભાવનગર મહારાજા ભજસિંહ ઠાકોર પાસે ગઈ સજાનંદ સ્વામી માટે આ સુરત નાયક તમારે કોઈ સારો ટેલર હોય સારું બનાવ્યું હોય કોને સીવડાવ્યું છે ક્યાં શીવું પૂછે ને એડ્રેસ ઓ તરત કે ભાઈ તમને એડ્રેસ આપું પણ મારું નામ દેતા નહીં કોઈ એડ્રેસ આપ્યું મારે બિલ બાકી છે તમને એડ્રેસ આપું કે સુરતના આત્મારામ દરજીએ સહજાનંદ સ્વામી માટે જે ડગલી બનાવી છે ભાવનગર મહારાજ તમે ભૂલી જાઓ જિંદગીમાં હજી સુધી અમે આવી ડગલી જોઈ નથી ને રાજા મહારાજાઓ તો પોશાક શોખી હોય એમણે સેવકોને મોકલા જાઓ સુરત આત્મારામ દરજીને સ્પેશિયલ અહીં બોલાવી લાવો અને જેવી એને ડગલી બનાવી છે એવી આપણે ડગલી બનાવી આત્મારામ દરજીને જઈને મેળા માણસો રાજના સેવકો આવીને કીધું ભાવનગરના મહારાજ રજયસિંહ ઠાકોર તમને બોલાવે છે મારું શું કામ પડ્યું એમને ડગલી સીવી દે કે વાંધો નહીં પોશાક તો સીવીએ આવ્યા આત્મારામ દરજી મેળા બેઠા આદર આપ્યો કે તમે સજાનંદ સામે ડગલી બનાવી તો ઘા મારા ભાગ્ય છે પ્રભુ પહેરીને બહુ ખુશ થઈ ગયા મારો તો જન્મારો લેખે લાગી ગયો મહારાજ એની શું વાત કરું આ હા હા આહા હા મારી કળા ધન્ય થઈ તો સાંભળો તમારે જે જોઈએ તે મહેનત એવી ડગલી મારા ડગલી તો સીવી દઉં પોશાક તો એવી નહી થાય કેમ એવી જ જોઈએ છે અત્યારે જે કઈ વાયકા ચાલે છે એ સજાનંદ સ્વામીને તમે ડગલી પહેરાવી નહી અને એ સાંભળીને તો મેં તમને બોલાવ્યા છે મારા વાત સાચી મારું મન કઈ દિલ ચોરતું નથી હું એવી ડગલી તમે ક્યો બનાવવાની કોશિશ કરું પણ હું અત્યારથી તમે લેખિત લખી દઉં એવી ડગલી થશે નહીં તો શું એમાં કઈ વિશેષ વાપર્યું છે તમારે જોઈએ એવું કાપડ જોઈ એવા દોરા જોઈ એવી સગવડતા તો કે મહારાજ તમે છે ને જે લાવશો એ બધું મળશે પણ એક વસ્તુ તમે મને નહીં લાવી શકો હું પણ નહીં લાવી શકું એ એમાં મેં નાખી છે એવું શું છે એવું કાપડ લાવ કાપડ દોરા ભાત ભાતલી આ બધું તમે લાવો એ હું ભેળું કરી શકું તમે ભેળું કરી શકો બધું થઈ જશે પણ એમાં મેં એક નાખ્યું છે એ તમે કે હું ક્યાંયથી નહીં લાવી શકીએ એવું શું છે મહારાજ એ ડગલી મેં બનાવી છે ડગલીમાં મેં જે ટેભા લીધા છે એ સૂત્રના સોયના ટેભા નથી એ તો મારા હેત ના છે હું એવું હેત ક્યાંથી લાવું એવું હેત હું તમારા માટે ક્યાંથી લાવું મને તમારા પ્રત્યે મહારાજ એવું હેત થાય નહીં જેવું મને સહજાનંદ સ્વામીમાં હેત છે એ હેતે કરીને એવી ડગલી થઈ છે બાકી હું તમારા માટે એ હેત કેવી રીતે લાવું અને મને તમારા સ્વાભાવિક સહજાનંદ સ્વામી હોય એવું હેત હોય નહીં તો એવી ડગલી મારા માફ કરજો મરી જાવ તો પણ નથી તમારા ઘરના એના ભાઈ માટે સ્વેટર સીવું હોય કે ગૂંથવું હોય ઊનના દોરાથી તો અઠવાડિયામાં થઈ જાય અને તમારા માટે ગૂંથવું હોય તો એ કદાચ છ મહિના થઈ જાય બજારમાં હેત ના મળે એ હેત થી મેં ડગલી શીવી છે મહારાજ માફ કરજો અને આત્મારામ દરજી એ ને સલામ કરી પાછા સુરત જતા રહ્યા પણ એવી ડગલી બનાવવાનું કોઈ કામ થયું નહીં હેત આપે છે ભગવાન આપે છે એમ ભક્તો આપે છે સામે ભગવાન પણ આપે છે આમંત્રણ વગર દોડતો આવે જ્યાં જ્યાં પ્રેમ હોય તો નહીતર તો આવતા નથી દમડકામાં રાયદણજી છે એમના ભાભી હતા કરણીબા મહાભક્ત રાજ શીતભાઈ ને આ લાગે ને કે મહારાજ ક્યાં હશે એમ ભુજમાં આજુબાજુ ક્યાંય હોય એટલે એમ થઈ જાય કે મહારાજ ક્યારે અહીંયા આવે ક્યારે મળે ક્યારે જમાડું ક્યારે સેવા કરું ક્યારે દર્શન કરું ક્યારે એમની વાતો સાંભળું બસ તલસાટ થવા માંડે એમાં આજુબાજુ અને કરણીબાનો આલોચ થયો મહારાજ દોડ્યા ભાગ્યા નીકળ્યા ત્યાંથી આવ્યા ધમડકા કરણીબા નો ઓરડે આવી કીધું કરણી ઓહો આવો મહારાજ આવો ઢોલિયા ડાળ્યા બેસાડ્યા મહારાજે સ્નાના કરાવ્યા રસોઈ કરી જમાઈ આવી એક મજાની વાત મહારાજ જમાડે ડોલીએ પોઢાડે પછી કરણીબાનો નિયમ મારા જે મોજડી ઉતારી હોય ને ઓસરીની કોરે મારાજ પોટી જાય અને કરણીમાં પેલી મોજડીને લે ઓ આ પ્રેમ તમે જુઓ એ મોજડીને પછી પોતાના સાડીથી એ મોજડીને સાફ કરે એને તેલ લગાવે આખી અડાડે આંખમાંથી આંસુની ધાર થાય અને મોજડીને આરે વાતો કરે અરે તું કેટલી ભાગ્યશાળી છો કે શ્રીજી મહારાજની સાથે હતા અખંડ ફરવાનું રહે છે અને બેન અમે એટલા દુખિયારા છે કે ક્યારેક ક્યારેક વર્ષે બે વર્ષે દોઢ વર્ષે આઠ મહિને અહીંયા મહારાજ આવે ત્યારે અમને એમનો યોગ થાય તું કેટલી ભાગ્યશાળી છો છાતી અડાડે આંખી અડાડે ક્યાંથી મોજડી ક્યાંથી મળે મોજડીની આવી વિનંતીઓ કરે આજ ભાવ જાગ્યા વગર રે નહી દાદાના દરબારમાં માણકી ઘોડી હોય તે ભગુજી રાત ભાંગે બધા સૂઈ જાય એટલે ભગુજી માણકી ઘોડી પાસે જાય માણકી ઘોડીને પાણી પીવડાવે એને નિરણ નાખે પછી આખે શરીરે માણકીને ખરેરો કાથી પેલો આવે ને એ કાથી ઘસીને ખરેરો કરે એ કટોરામાં તેલ લાવ્યા હોય એ આખે માણકીને શરીરે પગે તેલ ચોપડે કારણ કે એને માખી મચ્છર કોઈ અડે નહીં તેલ નો હાથ મારે અને માણકીના ચરણ દબાવે ભગુજી ભાવ તમે જો અને માણકીના ડોક ઉપર માથું મૂકી મૂકી અને હિપકા ભરતા ભરતા ભગુજી માણકીને કહેતા હોય માણેક વર્ણિ માણકી તારા કેવા ભાગ્ય છે તને મૂકીને ક્યાંય મારા જાતા નથી મારું આટલું માનજે કે તું મહારાજને તારી વિનંતી સાંભળે જ તું પશુ નથી તું મુક્ત છે મહારાજને કાનમાં ક્યારેક હરખમાં હોય ને ત્યારે મારી આટલી વિનંતી કરી દેજે કે આ ભગુજીને પણ ક્યારેય એકલો ન મૂકે લઈ જાય બસ મારી હું તારી સેવા કરું છું ને એનું ફળ દેવું હોય તો આટલું જ ફળ માગું છું એ મહારાજને મારી વિનંતી પહોંચાડજે અને મહારાજને કહેજે આ ભગુજીને ક્યારે રેઢો ન મૂકે એની સેવામાં અખંડ રાખે આવી રીતે વાતો કરે એમાં એક વાર એટલા ભાવમાં આવી ગયા માણકીના પગ દબાવે તેલ ચોળે માણકીને ગળે હાથ નાખી અને આસુભી અરજી કરતા હોય કરે માણકી પણ કાન માંડીને સાંભળે એ તો આપણે માની મુક્ત ગદગદ કંઠે માણકી પ્રાર્થના કરે તું મહારાજને કહેજે કે મને હરો હાયર રાખે મને વિયોગ નથી એવા ડૂબ્યા છે ત્યાં પાછળથી કોકનો માથા ઉપર હાથ પડ્યો ભગુજ એકદમ ભગુજીયા ચમક્યા જ્યાં જોયું ત્યાં મહારાજ પાછળ ઉભા ભગુજી જરાય ઓછું ન લાવો માણકીને કઈક કહેવાની જરૂર નથી અમે તમારો અવાજ સાંભળી લીધો છે અમે પણ તમને સતત સાથે જ રાખશું તમે અમારો અંગ પાર્શ છો તમે મનમાં જરાય ઓછું નહી લાવો કે મને મહારાજ સેવામાં નહી રાખે હું સાથે જ રાખી સેવકોના સેવક નહીં પણ સેવા કર્યાનું ફળ જોવો સેવકો ના સેવક એની ભાગવત માં તો પ્રસંગ છે કથા તમે સાંભળેલી છે આ પેલા ગજેન્દ્ર મોક્ષ એને પેલા જોડ ઓક્ટોપસ એને પાણીમાં પકડ્યો આહાન ઓહુ ગંધર્વ એને સાપ થયો ને એમાં એક હાથી થયો ને એક જુડ થયો એ ઓક્ટો પર જે જુડ એમને પહેલા હાથીનો પગ પકડ્યો અને પછી એની એક હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું એ ભાગવત માં કથા છે અને પછી હાથીને ખેંચવા માંડ્યો એમાં હાથી ડૂબવા માંડ્યો ડૂબ લાગે આંખ કાન પછી ગોવિંદને પુકારો હે ગોવિંદ હે ગોપાલ આ બધો મરણ આવ્યો એ જયારે પુકાર કર્યો ત્યારે ભગવાન દોડ્યા અને સુદર્શન ચક્ર મૂક્યું જુડને કાપી નાખ્યો અને હાથી બચાવ્યો આ કથા છે ને ઋષિ મુનિઓને આ બઉ વિચિત્ર લાગ્યું એને ભગવાન ફરિયાદ કરી નથી કેમ શું થયું પ્રાર્થના હાથી કરી પુકાર હાથી કર્યો એની પ્રાર્થના તમે આવ્યા અને મોક્ષ તમે જુડ કર્યો પ્રાર્થના કોઈએ કરી ભક્તિ કોઈએ કરી બંદગી કોઈએ કરી અને મોક્ષ તો જુડ પામ્યું આવું કેમ થયું ભગવાન કે એવું જ થાય કેમ તો કે એ જયારે મેં એને ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે કરતો તો શું તો કે હાથીના પગ પકડ્યા હતા બસ ભજન ના કરી શકો તો કાંઈ નહીં ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને ભજન ના થાય તો કાંઈ નહીં જે ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને એના પેલા તમારો ઉદ્ધાર થશે ખોટું નથી ઋષિ મૂનજો કે વાત મારા સાચી છે વાત સાચી જ છે અમે ખોટું કરતા જ નથી પણ બીજી વાત ભગવાને કીધી હાથી પગ પકડજો એટલે ઋષિઓ કે મહારાજ એમાં તમે શું કેવા કે હાથી અર્થ શું થાય કેમ હાથી ના હાથી નો અર્થ શું થાય પણ હાથી નાથી હાથીનો ભગવાન કે અર્થ અહિયાં થાય હાથી એટલે શું હાથી હતી આ હતી હિન્દી આ થી આ એ કે હતું શું તો જગતની વાસના તો કે હા થી હતી હવે નથી દુર્લક્ષણો હા હતા હવે હવે નથી હાથી ભૂતકાળ જે તમે કહો છો સંસાર હતો એ બધું ભૂતકાળ છે દુર્ગુણો છે કુલક્ષણો છે પાપ છે દુર્વૃત્તિ છે એ બધું હાથી પણ હવે નથી એવો હાથી પકડશો તો તમારો ઉદ્ધાર થઈ જશે અને આપણે તો એવા નોધારા નથી આપણે હાથી હાથી જોગી સ્વામી આપણને મળ્યા છે હજી હજુર છે ગુરુદેવ શાસ્ત્રી મારા પુરાણી સ્વામી આ પરંપરા આપણે મળી આપણે એનો તો ગૌરવ હોય જ બીજાને કઈ આપણે ઓછા નથી હો ના હોય રીતે હોય પણ જે આપણને મેળ્યો છે એનું આપણને તો હોવું જ જોઈએ ને અને એ ઊંચું કરીને કઈ ઊંચું કરતા નથી જે છે ઈ છે એવા મળ્યા છે એનો એના ચરણ પકડી રહે તો આપણો ઉદ્ધાર છે તો મહારાજને જમાડ્યા દમડકામાં મહારાજને પોઢાડ્યા અને પેલી મોજડી સેવા કરવા માટે જેવા કરણી બાદ ત્યાં ગયા મોજડી નહીં बाजू जो कि पेरी रूपा नीचा खड़ी भूधर भाई दीठा खड़ी भूदर भाणा રૂપાની એટલે ચાંદી ની ચાખડી ક્યારે પૂરું થાય આપણે એક પૂરું થાય ને એમ થાય કે આજ ભગવાન બસ થઈ ગયું અને શ્રીજી મહારાજ એ ક્યારે છ છ મંદિરો એવી એ કપરો કાળ સાધનો નહીં સગવડતા નહીં લોક માં અને કેવી કઠણાઈ કે માણસો નો પૂરો દેશકાળ તમે જાણો છો એમાં જુનાગઢમાં તમારે કોઈ એવું મંદિર કરવું હોય તો કરનારા નાખે પાણી આવી જાય કયો હા કેમ થાય આપણે એમ કે આ કેમ થાય અને એક એક સાથે છ છ મંદિરો થતા હોય એ વડતાલ જો ગરડા જો ધેલોરા જો આવડા આવડા મંદિરો એવી એવી મૂર્તિઓ એવા એવા ઉત્સવો કેમ થતું હતું ભક્તો ઠાલતા આવતું શું કરનારા એ છે બાકી અત્યારે કેટલા ફાળા કરે તોય પૂરું નથી થતું કેટલાય ફાળા કરે તોય તવાઈ જાય છે ત્યારે મંદિર થાય છે તોય ધજાના પૈસા ખૂટી પડે એવી વાત છે કેમ છે કેમ થાય છે तो पेरी रूपा चाखड़िए भूधर भाठा आखड़ी के भूधर भाया के लगता है रूपा चाखड़ी पर सदानंद स्वामी घुगरी ओ टाके चाखड़ी पर चढ़ी चलता है हाथ मड़ी पुपा हो सोना चालता दसे आगे वेट पह ગળામાં સુંદર મજાના હાર પહેર્યા હોય માથે સરસ મજા નો સોનેરી મંડલ હોય એક તો રૂપકડા હોય અને શણગાર સજાવો રૂપકડું છોકરું એને જયારે શણગાર પહેરાવો કેવું લાગે રૂપકડું તો સજાનંદ સામે રૂપાની ચાખડીએ કે ભૂધર ભાયડા છે એવા દીઠા છે આ કે ભૂધર ભાયડા અરે ગમકે ગોઘરિયા ખડા કે ભૂધર ભાયળા છે ખડા એટલે ચાખડી ચડતા પગથી ચડાય ચડાય એટલે નિસરણી જોયા છે આ નિષ્ફળ દાદ માગી લેવું કે ભૂધર ભાય છે ચડતા પગથી ચડાય કે ઘૂ ભૂધર ભાયડા છે પેરી કમળ ફૂલવાળી ચમકે ચંપાની રૂપાળી કે ભૂધર ભાયડા છે ફૂલવાળી મહારાજ આમ ચરણ મૂકે એટલે ઉપર જે અંગૂઠાની વચ્ચે હોય એમાં કમળ અને આંગળીઓ નીચે પંજાનું ફૂલ ખીલે બનાવનારા કારીગર જુઓ તમે પેરી કમળ ફૂલવાળી કે ચમકે ચંપાની રૂપાળી કે ભૂધરવાળા છે સાગ સીસમ પણ સારી ચર ને ચમકારી કે ભૂધર ભાઈ ઓખાઈ અણવાણે કે ભૂધર ભાય છે અણવાળે એટલે ઉઘાડા પગ મારા જરૂર મોજડી પેર્યા વગર આવ્યા છે આ ઉનાળાની સિઝન તડકો તપતો એટલે કરણીબાને દુષ્કુ મુકાય મહારાજ એકદમ ઓઢેલી ચાદર ફેંકીને બેઠા થઈ ગયા હા બા શું છે મહારાજ મોજડી ક્યાં છે કરણીબા મોજડી ના પૂછો તો સારું છે કેમ તું વધારે દુઃખી થઈશ ના મહારાજ મોજડી ક્યાં છે મારે સેવા કરે છે સેવા આવી ગઈ તું ના પૂછે તો સારું છે ના મહારાજ મને કોઈ મોજડી ક્યાં ગઈ મારાજ કોઈ રસ્તામાં આવતો હતો તારો પ્રેમ હતો ઉનાળો તકો હતો રસ્તો ખુલ્લો હતો તાપ કે મારું ગરમી કે મારું અને મારે તારી પાસે પહોંચવાની ઉતાવળ રસ્તામાં હું આવ્યો આવતો હતો એમાં એક ને ગરીબ માણસને જોઈ અને પગમાં કાંઈ નહોતું અને બિચારો એવો દુઃખી થતો મને એમ થઈ ગયું અરે રે આના પગ કેવા બળતા હશે એટલે મેં મારી મોજડી કાઢીને પેલા ગરીબને પહેરાવી દીધી છે કરણી એટલે તું હવે પૂછતી નહીં અરે મહારાજ તો તમારા ચરણ કોમળ ફૂલ જેવાનું શું થયું મને ચરણ જોવા દે ના કરણી એ નહીં જોવા દો એ નહીં જોવા દો બસ મને સુઈ જવા દે મને ઊંઘ આવે છે ના મહારાજ મારા સમ છે મહારાજના પરાણે ચરણ ખેંચી અને જયારે કરણીબાઈ જોયા બે ચરણમાં ફફોલા પડી ગયા ઓહો એટલે કેવાયું છે પોતાની તરસ હતી કોઈ પાણી બગીત પાણી દઈ દીધું થોડું ભોજન હારે મેં લીધું તી કોઈ માગ્યું આપી દીધું પોતાનું જોવે જ નહી કેટલા દયાળુ બીજાનું દુઃખ જોઈ શકતા નથી એવા કરુણા છે મોજડી આપી દીધી છે મારા મોજે વગરના અણવાણા પગલા પગમાં કરણીબાઈ કરણી તારો ભાવ છે શું કરું શું કરું મહારાજ હવે એક વચન માગુ છું મને આપ બોલો મહારાજ મને તમારા દર્શનની તાણી રે એટલે હું જરા ભાવથી ડૂબી જાઓ એટલે મને તમને એમ થાય કે જલ્દી તમે આવો હવે આજે મહારાજ તને આટલું કષ્ટ થયું છે મને એક વચન આપો બોલો કરાજ મને દર્શનની તાણી રે છે એટલે તમારે દોડીને આવવું પડે છે હા તારા પ્રેમથી દોડીને આવું છું બસ આજે મને વરદાન આપી દો મહારાજ અહીંયા બેઠા થકા તમે દેશ દેશાવરમાં જે લીલા કરતા હો એ લીલા અહીંયા બેઠા થકા હું જોઉં એટલે મને મહારાજ દર્શનનું તૃપ્ત થઈ જાય મહારાજ કે જાઓ કરણી તમને હાથી એ જ ઘડીએ કરણી બાણ દ્રષ્ટિ દેશ દેશાવરણ માં મહારાજ છે ક્યાંય ધરમપુર માં લીલા કરતા હોય બોલો આ ટીવી કામકાજ છે દિવ્ય દ્રષ્ટિ કરણીમાં બેઠા બેઠા દર્શન કરે હવે હજી એક બે વાત છે જે આ ભૂધર ભાડા છે એમાં જ છે હું પછી આજુબાજુ એમના બધા ભાઈઓ બધા રહેતા હોય મારા સાંજે બધા બેઠા હોય જમાયા હોય મહારાજ મીઠી મીઠી વાતો કરતા હોય રાયધનજી બેઠા હોય રાજય માતુશ્રી બેઠા હોય આ બધા બેઠા હોય એમાં મહારાજ કે ભાગવતના પ્રસંગોની વાત કરતા કરણીબા મા પૂતના સ્તનપાન કરતા કરતા પ્રાણ કેવી રીતે વ્યાજાય નાનું બાળક હોય અને સ્તનપાન કરે એમાં એનો જીવ નીકળી જાય એ કેવી રીતે પ્રાણ પીધા છે એટલો જ આ સંકલ્પ થયો વાતે સાચી ને હવે પૂતના છે એના એને સ્તનપાન કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણ એ પૂતના પ્રાણ પી ગયા તો દૂધ ધાવતા ધાવતા તો આવી રીતે થાય નહી માતાનો ભાવ છે અમને ઘી પીવું છે એક તાંસળી ભરીને શેજ ગરમ કરેલું ઘી ભરીને લાવો ને તાંસળી પૂરી તાંસળી લાવ જયારે મારા જેટલું બધું ઘી વસમું લાગે પીવાય તો કે અમને એટલું પીશું ત્યારે જ મને પેટમાં ઠંડક થાય છે લાવ ઘી લાવ અને મોટી મોટી કાંસાની તાંસળીઓ હતી ખબર લગભગ પોણો લીટર પોણો કિલો તો ઘી સમાય એવું ઘી સેજ ગરમ કરીને મહારાજને તાંસળી આપી મહારાજ આમ હાથમાં લેવાની મહારાજ ની રીત હતી શૈલી હતી વાસણ ને આમ લેતા આમ લઈને મહારાજ ઘી પીવા માંડ્યા આખી તાંસળી ઘી પીએ પીને કરણી મનમાં થાય કે મહારાજ ઘી પીએ છે ને થોડુંક જો પ્રસાદી નું રાખશે ને આપણે ચાટીને લઈ લેશું ને બસ બસ બસ ઘીનો પ્રસાદ મળી જશે મહારાજ મહારાજ આ કે ઘી તાળી પી અને માતુશ્રીના ખોળામાં ઘી કરણી માતુશ્રીને એમ રાયધનજી ઘી થોડું ચાટી નું પ્રસાદ લઉ આ માંગળી ફેરી કાંઈ નબળે સૂંજ્યું તો ઘી ની ગંધ નહી ચીકાશ નહીં ગંધ નહીં કોરી રાખથી પાવડર થી ઉટકીને આપણે તાસળી સાફ કરી હોય તો ઘીની તો ગંધ રહી જાય આમાં તો ઘીની ગંધી ગીકા મેં સંકલ્પ કર્યો કે કેમ પૂતના ના પ્રાણ પીધા બસ આવી રીતે પૂતના ના પ્રાણ અમે પીધા ભગવાન જમે પણ છે અને જમાડે પણ છે નિષ્કુળાનંદ સ્વામી કે છે જમાડવામાં સહજાનંદ સ્વામી જે ભાવ છે बेठा पंगते मुनि राज के भूधर भाई पीरसवाहाराज के भूधर भाई पोते के भूधर भाई जन तृप्त न थी, थी जो के भूधर भाज भोजन धराये जाए जुआ मे दर्शन मे तृप्त न था निष्कुणानंद स्वामी के लाडू जलेबी के भूदर छे जाय जोरा जोर दई के भूदर छे बहु पीरसे प्रेम करी के भूदर छे करे पंगत फरे पंगत मा फरी फरी के भूदर छे लई लई भोजन ना કે ભૂદર ભાઈ રાજની વાત છે ભક્તિ ની વાત છે લાડુ પીરસતા હોય અને બધાને દોડી દોડી ફોરું શરીર ફોરું અહીંયા માગે તો ત્યાંય પહોંચી જાય ત્યાંય માગે તો ત્યાંય પહોંચી લો લાડુ તો ત્યાં પહોંચી જાય એવા જાણે ફરુકડા થઈને પીર છે કોઈને એમ ન થાય કે મહારાજ અમને આપવામાં મોડું કરે એ મહારાજ લાડુ અરે આવ્યો એક સામાન્ય સેવક ની જેમ મહારાજ સંતો ભક્તોને દોડી દોડીને પીરશે ભાવ કેટલો છે ગુવા ને જમાડું લાડુ લો જલેબી લો સાટા લ્યો બરફી લ્યો મેસુ લ્યો ભજીયા આ એ મહારાજ લાવજો લાવજો આ લાવજો એ મહારાજ હું છે બ્રહ્માનંદ એ મહારાજ આ નિત્યાનંદ મને ખીજવે છે શું વળી તને ખીજવે કેવી લીલા ગઢપુર નો લીંબ વૃક્ષ એ સામે જીવબાના ઓરડા એ ચારેય બાજુ સંતો પંક્તિઓ થતી હોય એમાં મહારાજ એ બધાને પીરસતા હોય ઘડીક ફળિયામાં પીરસવા આવે ઘડી ઓછરી ઉપર ચડીને પીરસે અને સંતોને પીરસતા માટે દોડા દોડી કરે એમાં વળી બ્રહ્માનંદ સાહેબ બેઠા એનું એક સ્થાન હતું એ થાંભલી છે ત્રીજી એ ત્રીજી થાંભલી બ્રહ્માનંદ ટેકો દઈ બેસે જાડુ શરીર એટલે એ ટેકો લઈને ત્યાં બેસે એનું ત્યાં સ્થાન ત્યાં જ બેસે મહારાજા બ્રહ્માનંદ સ્વામી શું છે બ્રહ્માનંદ કે મહારાજા નિત્યાનંદ મને ખીજવે છે તો શું ખીજવે છે એમ કે છે કે આ બ્રહ્માનંદ બોખો છે મહારાજ મારા બત્રીસે બત્રીસ દાંત છે તોય મને કે બોખો છે તો કે કાંત અને બોખો શું કામ કે છે તો કે એ દૂધ પાક પીએ છે ને લાડુ ખાતો નથી એટલે બોખો છે મૂળ બ્રહ્માનંદ સામે ને શું કે મહારાજ દૂધ પાક જોરા જોર પીવડાવે છે પણ દૂધ તો ડંકા આવે મહારાજ ના સ્પર્શ થતો નથી લાડુ આપે તો હાથ સ્પર્શ થયેલો થાય એટલે કે મહારાજ આ બ્રહ્માનંદ પીએ છીએ એ ક્યાં લાડુ ચાવી શકે છે મહારાજ કે બોલ ને બોલ તારે લાડુ ખાવો છે પણ મહારાજે એવા રમુજી ક્યાંથી છેટે બ્રહ્માનંદ સામે ફાઇડ માં ખાય લે લાડુ ખા અને બ્રહ્માનંદ સ્વામી ફાઇન ઉપર પડેલો લાડુ લઈને મહારાજ પછી મહારાજ પાસે વળી છે ના પાડે અરે પણ મહારાજ બહુ થઈ ગયો લાડુ તમે દીધા હસ ધરાય ગયો દૂધ પી ના મહારાજ પથ્થર ઉપર બ્રહ્માનંદ સામે આડા ઢળી ગયા મહારાજ આખી ઢોલ બ્રહ્માનંદ સ્વામી ઉપર દૂધ ની ઢોલ યા અરે બ્રહ્માનંદ બેઠા દૂધ નો અભિષેક આપણે ઠાકોરજી નો કરીએ ઠાકોરજી બ્રહ્માનંદ સ્વામી નો અભિષેક કરે છે બ્રહ્માનંદ સ્વામી આખે શરીર દૂધ પાક નીતરે અને પછી ભાઈ માખીઓ વળગી મહારાજ ને લેવાય ન દઈએ રાવે જ ગયો અને બ્રહ્માનંદ સ્વામી તો બસ આમ બેઠા બેઠા કીર્તનો મીઠા ગાવો કીર્તનો ગાય માખીઓ મહારાજે જોવો માખીઓ પહાડ જોવો તો આવો માખીઓ નું પહાડ જોવા બ્રહ્માનંદ બેઠો વળી પાછો મારા શુદ્ધ જળ નો અભિષેક કરે અને બ્રહ્માનંદ વાગે ઉપડી ગયેલા ઘરેથી કે વેલું આવે ગઢડા પછી ત્યાં જઈ ગરડામાં નાઈશ પૂજા કરીશ અને પછી મારા દર્શન કરીશ હવે અહિયાં પહોંચ્યા ત્યાં હવે સવારનું સૂરજ ઉગવાનું ટાણું ફળિયામાં ચોકમાં એક સાધુ ગારી ગારીઓ કરે ને ઓળીપો કરવા માટે ગાર માટીના ઘર હતા ને ત્યારે એટલે એક સાધુ ઓળીપા માટે ગારીઓ ખૂંદીને તૈયાર કરી એમાં આ આવ્યા એટલે ભગત એ ભગત આવો ધરે મદદ કરો સાધુ એ કીધું પૂરી હજી નાવું દઉં પૂજા બાકી થેલી મૂકી એક બાજુ અને ગારીઓ ખૂંદવા માંડ્યા અને ગારીઓ જે આવે એને ભરી દે ને એ કામકાજ હાલતું હશે આ કામ કરતા કરતા અગિયાર વાગી ગયા તો ભગત કેતા નથી સામી હજી પૂજા કરવાની બાકી છો હજી દાતણ નાવાનું બધું બાકી છે નહી સાધુએ કીધું એટલે કીધું બસ હવે સેવા લાગી પીડ્યા અગિયાર વાગ્યે શ્રીજી મહારાજ જમવા માટે પધારે મુરજી બ્રહ્મચારી હારી મહારાજ તેડી નામ જાય હાલી ને જાય અહીંયા જેઠા ભગત ને જોયે ને મારે લે ઓહો હે જેઠા ભગત તમે ક્યારે આવી ગયા મહારાજ હું તો સવાર આવ્યો છું છો અમારા જેથી મારે પૂજા ના આવો તો બધું બાકી છે તો સામીએ કીધું કે ગારીઓ કરવું છે તો કામ હશે તો હું લાગી ગયો સેવા ક્યાંથી મારા ઓ ખેડુ તો પાંચ ટાણા ખાવા જોઈએ તો હજી તમે નાયા નથી પૂજા પાઠ નથી મારા દાંતણ પાણી શીરા બધું અરે રે બઉ કહેવાય ભૂખ્યા પેટે કામ કર્યું અમારે ખેડૂત ના ના મારા બ્રહ્મચારી અમારા થાળના લાડુ લઈ આવો બ્રહ્મચારી જઈને તાંસડો લઈ આવ્યો અને ઓલા ગારીઓ ખૂંદે મહારાજ કે જમાડનારા તમે હો મને શું વાંધો છે મહારાજ એના મોઢામાં લાડુ દે આ બ્રહ્મ નિષ્કોળાનંદ સ્વામી કે છે કે માં સુખ મોદક આપે કે ભૂધર ભાઈ મસ્તક ચરણે છાપે કે ભૂતર મારા એ જેઠા માણિયા ઉભા છે ગારીમાં અને સહજાનંદ સામે મોઢામાં ચૂરમા ના લાડુ ભાંગી દેતા જાય અને ભગત ખાતા જાય મૂળજી બ્રહ્મચારી નું સાધુ જોઈ કે હા હા આવો ભગવાન જમાડનારો મૂળજી ભગત એટલે જેઠા ભગત જમે ઉભા ઉભા શ્રીજી મહારાજ એ જમાના મોટા મોટા નવ લાડુ જેઠા માણીને ખવડાયેલા પછી મહારાજ કે લ્યો ભગત હવે અમે જાય હવે અમે જમી આવ પેલા જમીએ જમાડે પછી પોતે જમવા જાય પોતાના ભક્તોને પણ પ્રેમથી પીરસી ને જમાડવા લોયામાં પોતે શાક બનાવે પોતે હળદર નાખે મસાલા નાખે અને વળી ધોતિયા હોય એનાથી આમ હળદર વાળા હાથ લુવે અને વળી પાછા બેસે વળી બાજરાના પૂળા એની જે આખી હોય ને સુ દાંડલીઓ એ લઈને મહારાજ ટોપ ઉગાડે એમાં પૂળો નાખે અને જો કુળો ખૂંચી જાય તો રીંગણા બફાઈ ગયા અને જો જે નાખવું છે તો કાચા છે ટાંકી મસાલો નાખે વળી દહી નાખે વળી મરચું નાખે આ બધું નાખીને પાછા એ હળદર આખા થઈ ગયા બ્રહ્માનંદ સામે દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા મહારાજ કે શું છે બ્રહ્માનંદ શું દાંત કાઢે તો કે મહારાજ અધૂરું કામ પૂરું કર્યું શેનું અધુરું અલી કુપજાને ત્યાં ગયા ને ત્યારે પીઠી નહોતી ચોળી અત્યારે ચોળી તમે મારાજ આ કવિને સૂજે ને કોઈને સૂજે હવે પોતાના ભક્તો માટે રસોઈ બનાવીને જમાડે પણ એક વાત હવે ગુણાદિત બોલાવી અને બ્રહ્માનંદ સ્વામી ને મોકલી દીધા છે મારા ને તિરોધ્યાન લીલા કરવી છે અંતર ધ્યાન થવું છે સ્વધામ પધારવું છે થોડુંક સમય ગયો છે મારા થોડાક બધા ભક્તો ને એમ થાય કે હવે આમને સારું છે એવું દેખાડવા માટે મહારાજ કે રસોઈ કરો અને બધા શીરો દાદા ખાચર સંતોઈ પકવાન બનાવ્યા અને મહાર મહારાજ પીરસવા બધા તમે શીરો છો તમે મોજમાં અને ખુશાલીમાં આજે સંતોને જમાડી તમે જીમા છો તો સંતોને ગળે ઉતરશે વાત સ્વાભાવિક છે નહી કોણ જમી શકે મહારાજે સારું પીરસવા આવીશ એ પંક્તિઓ પડી મહારાજ મેંડા પીરસ પીરસતા પીરસતા એ જે થાંભલી છે જ્યાં બ્રહ્માનંદ સ્વામી બેસતા હતા એ થાંભલી આવ્યા મારા ઢગલો થઈને બેસી ગયો આ ખમાથી ચોધા નિત્યાનંદ સ્વામી મારાને પીઠ ઉપર હાથ ફેરવા માંડ્યા મહારાજ ખમા કરો ખમા કરો શું છે આજ મારે મારે હાથે આ છેલ્લું જમાડવા છે હું જમાડવા નીકળ્યો છું પણ જેને હું રોજ જમાડતો એ બ્રહ્માનંદ હાજર નથી એ બિચારો એ ક્યાં જમે આટલો એને ભગવાનને કેટલો ભાવ એને જમાડતા ભક્તા પોતાના ભક્તોને તો જે જમે છે એ પણ જમાડે છે પણ એક એનાથી મીઠી વાત તમને કહું લગભગ અર્ધેક રાત ગરડામાં ભાંગી છે લગભગ તો બધા સુઈ ગયા હોય અડધી રાત ભાંગ્યા ત્યાં બ્રહ્મચારી બાજુમાં સુતા હોય મહારાજ એકદમ બેઠા થયા બ્રહ્મચારી શું મહારાજ મને ભૂખ લાગી છે મહારાજ અત્યારે શું હોય તમે કયો તો બનાવીએ તો થાય ના જાઓને જીવુબા પાસે જાઓ અને બ્રહ્મચારી ગયા જીવુબા પાસે બ્રહ્મચારી તો બ્રહ્મચારી છે ઈશ્વર જેવા ગુણ વર્તે જઈને જીવબાને જગાડ્યા એકદમ જીવબા લાડુવા જાગ્યા શું છે મારા કઈ તડો નહી ગમે ત્યારે ખાવાનું માગે એટલે તમે હોય તો ગયો તો કે ના અત્યારે કઈ છે નહી કેતા હો અબ ગળી રોટલા બનાવી નાખી અને દહીં ગોરસ તો હોય જ એ બધું લઈને હમણાં આવી જાય ના એમને બનાવા ના પાડીશું જે હોય એ લાવો એ બધે કોલા હાલ મેડ્યો તો બનાવવાની ના હોય લાવો તો શું દેવું એ વખતે જેતલપુર ગંગામાં આવેલા એ કોલા સાંભળી જાગી ગયા કે શું છે ના પાડે છે હાજર હોય લાવો તો હાજર શું જાવ તો મારી પાસે જાહેરનો ઠુમરો છે એટલે ધાન બાપતા નઈ એ મેં કરી રાખ્યો છે તો એ લાવો મોટા વાસણ માં કઈક બનાવ્યું છે એ લીધો દહીં ગોરસ લીધા જીવુભાઈ લાડુભાઈ જયારે જલ્દી જલ્દી પાપડ શેકી નાખ્યા એ બધું લઈને બેનો સાથે બ્રહ્મચારી આવ્યા અક્ષર ઓરડીએ જે અક્ષર ઓરડી છે ને આજે ની ત્યાં લાવ્યા મહારાજ આગળ બેઠા ડોલીયો ડળાવ્યો એના ઉપર પોતે બેઠા વચ્ચે બધું મૂક્યું મહારાજ એક મોટો ત્રાસ મંગાવ્યો એમાં એ છૂમરો નાખ્યો શેકેલા પાપડ ભાંગી નાખ્યા પોતાના હાથે એમાં ગોરસ નાખ્યું પોતાના હાથે બધું ભેળું અને જમવાની તૈયારી કરીને થોડું થોડું જમવા ત્યાં બ્રહ્મચારી કીધું આને કઈ ભૂખ અમથી નથી લાગ્યું એનું કારણ હોય બ્રહ્મચારી કોણ કોણ સંતો જાગે છે જે જાગતા હોય બોલાય મારે જમાડવા છે હમ ત્યારે બ્રહ્મચારી આંટો મારી જે હતા સોળ સંતો જાગતા હતા મુક્તાનંદ સ્વામી યોગાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી આ બધા સંતો હતા એ શું કરતા હતા રાતે કોઈ ધ્યાન કરતા હતા કોઈ કીર્તન કરતા હતા કોઈ શાસ્ત્ર ચિંતન કરતા હતા કોઈ શાસ્ત્રો લખન કરતા હતા કોઈ કીર્તનની રચના કરતા હતા કોઈ યોગ સાધતા હતા કોઈ મૂર્તિનું ધ્યાન કરતા હતા આ સંતો કરતા એ બધાને બોલાવ્યા મહારાજ બેસાયા બેસો ત્રાસ મૂક્યો પોતે એની હાજરીમાં થોડું જીમા પછી આ બધા સંતો સોળ સંતો લ્યો તમે ફરતા બેસી અને બધા જમો મહારાજ આમ બેઠા અને પ્રેમાનંદ સામે બ્રહ્માનંદ સાય નિતો એને અડધી રાતે મારે જમા આના મરમો બીજા છે પણ એ આપણે અત્યારે ઉઘાડવા નથી પણ એક વાત મારે કેવી છે એ શું કામે રાત ભાંગે સુવાના વખતે જે લોકો ભજન કરે છે એને ભગવાન રાજી થાય છે सौ ने निद्रा प्यारी लगेदा जा जाह तने वरु अरे तू तारी रे जा जाह तने वरु एक वक्त राधार અને લક્ષ્મણ ને જરા નિદરાવી રે ત્યાં તો સતી સીતા કલંક લાગ્યા જુનાગઢ માં ગાય છે ભાઈ જા જાને વાર આ વિશ્વમાં એવું ક્યાંય પ્રભાત નથી જ્યાં નરસિંહ મહેતાના પ્રભાત ત્યાં વગર પ્રભાત થતું હોય એવો ઈ નરસિંહ મહેતા કે નિદ્રા જા તો અભાગી છે નગણી છે ભગવાન ભૂલાવે છે હું નિંદા અને નિમાં બેઠા હોય એ છૂટી જવું તો યોગી નહી લીધો જ હોય કોઈક ને અને બીજી નિદ્રા એ બે જેને કાબુમાં રહી જાય એ યોગી બધા યોગ પૂરા થયા તો આ સંતો પર રાજી એનો છે ઓહોહો સુવાને ટાણે જે ભજન કરે કઈ ને કેવાનું શું છે આપડે ભજન થાય છે જો ભજન ના થતું હોય તો ભગવાન ઓછા રાજી છે એના માટે જો ના થાય તો વિચારું અને નિયમ થશે ભાઈ આમાં જો કાચું પૂચું હોય ઘણા કેતા હોય છે કે અમારે કાચી પૂજા છે કાચી એટલે શું કે ઘરે હોય ત્યારે કરે બહાર જાય ત્યારે મુકતા જાય જમવામાં કેમ કાચું નથી રાખતા એમાં ક્યાંય કાચું નથી ચાલતું ભાઈ કરવાનું જ આ છે મનુષ્ય દેહ કરીને ભજન કરવું એ જ આપણો એક મુખ્ય હેતુ છે એ જો પૂરો ના પડ્યો ને તો ઘરમાં બધા નક્કી કરીને વાત કરતા કે આપણે છે ને એ કાલ સવારે ઘોઘા છે ને ઘોઘા ગામ દિવ્ય બંદન ઘોઘા ગામ છે ને ત્યાં આપણે હીરાને ત્યાં મોકલશું એટલે કામ પતી જાય એટલે કામ હશે કઈક પણ હવે હીરાને મોકલશું એમ ઘરના બધા ભેડા થી વાત કરતા હતા એટલે ઘોઘા જઈ આવશે હીરો ઘોઘે જઈ આવશે અને એ કામ પતી જાય છે હીરો સૂતો સૂતો સાંભળે એટલે સવારે મને મોકલવો છે તો રાતે હલવા માંડું શું વાંધો હવારે પડે વેલું આવે ઘોઘા આ બધા સુ હીરો હલતો થઈ ગયો પણ શું કામ કરવું છે એ કોઈ ને પૂછવું નહી જઈને પાછો જ્યાંથી ઘોઘે થઈને પાછો હવાર આવી પાછો આવતો ઓલા બધા કે હીરા તું ક્યાંય ગયો હતો તમારે મને સવારે ઘોઘા મોકલવો ને હું ઘોઘા જઈ આવ્યો એટલે પણ તાને કઈ કામે મોકલવાનો હતો પણ કામ થયું નહીં અને હીરો ઘોઘે એમ આપણે ભજન કરવા આવ્યા છીએ પણ ભજન થયું નહીં તો હીરો ઘોઘે જઈ આવ્યા જેવું તા કરવાનું વજન છે ને ભજન નો મહિમા સમજાય યાદ રાખજો સાંભળો છો પણ ભજનમાં જેટલા તમે દ્રઢ થાવ વધુ વધુ માળા કરો વધુ વધુ માળાના નિયમ લો વધુ વધુ ભક્ત વાંચવાના નિયમ લો નિયમિત પૂજામાં એકાગ્ર થઈને ભજન હમણાં એક જણા આવ્યું મને ફોન મારે બે ત્રણ દિવસ પહેલા મન કે સામે આ અવારમાં ચા પીવાનું અંત બધું એ બધું મૂકી દીધું છે ને હવારમાં પૂજા નિરાય થાય છે નહીં ત્યારે તરત મગજમાં ટીન ટીન મંડે થાવ જલ્દી ચા થાય નાસ્તો કરીએ ફ્રેશ થાય માળા ભજન થાય એવી પૂજામાં શાંતિ એકાગ્ર થાય આ બધું લપ વળગાડી છે ભજન જ કરવા દેતું ભજન કરવાનો જ આજ સમય છે પણ મહિમા મનુષ્ય દેહ છે ભજન કરવાનો આપણે આ બેળાથી કરાવીએ છીએ ને વાત એના માટે છે કોઈ ભજન કરતા થાય કોઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા થઈ જાય એને માળામાં રસ આવે અને એક ભગતનું નામ ભૂલી ગયો છું પણ એ કીર્તન મંદિરોમાં બોલે મંદિર હોય ને ગામમાં કીર્તન ગાય એમાં ભગત બીમાર પડી ગયા અઠવાડિયે દસ દિવસ ખાટ રહ્યા આઠ દસ મો અગિયાર મો દિવસ હશે સાંજના ચારેક વાગે શ્રીજી મહારાજ આકાશમાંથી ઉતર્યા અને ભગતની પાસે આવીને ઉભા રહ્યા અરે મહારાજ મારે અશક્તિ છે ઊભું થવાતું નથી બહુ કરુણા કરી દયા કરી મહારાજ મને દર્શન આપ્યા આંખમાં પણ મહારાજ કે ભગત છે તો મારા તેડવા આવ્યા તૈયાર છું તેડવા નહીં તો હમણાં દસ દિવસ તમારા કીર્તનનો ટહકો સાંભળવા નથી મેળ્યો એટલે અમને એમ થઈ ગયું કે ભગત હમણાં કીર્તન કેમ સંભળાવતા નથી અરે મહારાજ મારે અશક્તિ આવી ગઈ છે એટલે મહારાજ કીર્તન બોલાતા નથી મહારાજ ને એ માંદગીમાં ભગતે કીર્તન સંભળાવ્યું મહારાજ રાજી છ ભગત ને માતા આત્મક જાઓ તમે માંદા રહ્યો અને કીર્તન ન સંભળાવો મને ક્યાંય ગમતું નથી જાઓ આજ થી તમે સાજા જીવો ત્યાં સુધી આવા નવા તાજા માગવાન ને ભજન કરે કીર્તનો ભગવાનિયો સામે બેસીને ઘણા લોકો કીર્તન બોલતા હોય છે પૂજામાં કીર્તન બોલતા હોય ભગવાન ને પ્યારું લાગતું હોય પ્રેમથી બોલ્યો તો પણ કીર્તનોમાં જો ઘડી જોઉં હોય પૂજા માં બેઠો તારે માથે નગારા વાગે મોત ના રે ક્યારે આ પૂજા માં ના હાલે કોઈ કોઈનું નથી અરે કોઈ કોઈનું નથી પૂજામાં શું કોઈ કોઈનું નથી અરે એ પૂજામાં એમ લે બને આ જ લાલ લાલ ઓળલાલ પેરી હે પનૈયાલા આવા ભગવાન ના મૂર્તિઓના કીર્તન બોલો અને રસરૂપ થાય એવી ભજન કરીએ કીર્તન કરીએ ભજન પણ એવો કે કોઈ દિવસ કોઈ ભગવાન નામ ન લે કોઈ દેવ મંદિરે મસ્તક નમાવે એટલે એક સાધુ ખરેખર સાચા મહાપુરુષ એને કોઈએ કીધું કે આને તમે જો ભજન કરાવી દો ને તો તમે સાચા સાધુ કે પણ એ ભજન ના કરે નામ ના લીધે નામ બોલાવી એક નામ ભગવાન એટલા માટે થોડું લાંબુ થયું છે એમાં અચાનક ઓલા સાધુ ઓલો જણો ભટકાઈ ગયો અને કોઈ કીધું કે મહારાજ આ આને નામ લેવડાવી દઉં સાધુ મજબૂત ઓલો મજબૂત પણ સાધુને પોચે અને ભગવાન નું પેલા ને કાંડ પકડીને નથી બોલતો ચાતુર્માસ ના આવા નિયમ હોય જો મારા નિયમ છે હું નથી લેતો તમે લ્યો ભાઈ અમે તો લઈએ પણ તું લે એક રામ નું નામ લયું ના ભાઈ ના હું નથી લેતો સાધુ એ કીધું લે છોક ની નામ ના હું નામ નહીં લઉં તમને મારી નાખો તો હું નહીં લઉં સાધુ પોચી પકડીને પછાડ્યો હેઠો અને ગળું દબાવ્યું મારી નાખું જો નામ ના લેતો જીવવું હોય અને ભાઈ સાધુ પકડ એવો પ્રાણ અકળાનો હોય લોકો રામ બોલાઈ ગયો રામ બોલાઈ ગયો ગળું દબાવ્યું ને કે મારા બચવા માટે રામ બોલી ગયો રામ હવે છોડી દો હાલ બસ એક બોલ્યો ને એક વાર પરાયણ જીવ આવ્યો બોલો સારું જા એક જ વાર બોલો છો ને अरे जय तारू मौत थोड़ा वक्त मावे। मरी जाए तारा पापना लेखा जोखा लेवामे परायणी बोला फल निकल सरु वचन मानज तने धर्मराज एम कहे कि तारे पेला तारा पापना फल भोगवा है कि एक वार जबरदस्ती लीधेलू नाम नु फोगवे આ તને મૂકશે સામે પ્રસ્તાવ હા તો ત્યારે તું કે મારે નામનું ફળ છે ભોગવવું નથી પેલા પાપે ભોગવવું નથી તો મારે નામનું જે ફળ છે એને જોવું છે બસ આટલું રાખજો ભલે મારા થોડા દાણા થાય ને પાકી ગયો વયો ગયો શ્રીપતિ શ્રી થઈ ગયું મરી ગયું ઉપર જમદું જ આવી જાય લઈ ગયા ધર્મરાજ ને આગળ ખડો કર્યો ચિત્રગુપ્ત વિચિત્ર ગુપ્ત ચિત્રગુપ્ત એટલે જે સારા સારા કામ કર્યા હોય રાખે અને વિચિત્રગુપ્ત કરે એ બધી નોંધ કરે ચિત્રગુપ્ત અને ન બતાવ્યા જેવા કામ હોય વિચિત્ર એની પાસે બધા બે ચોપડા વળા પડ્યા ચિત્રગુપ્ત આરામ હતો જ્યાં કઈ હતું નહીં એમાં એક નીકળ્યો કારણ કે એક ભગવાન નું નામ જબરદસ્તી લીધું છે અને આ પાપનો કોઈ ઢગલાનો પાર નો હતો ધર્મરાજે સાંભળીને કહ્યું ભાઈ આટલું છે તારે પેલા નામનું ફળ ભોગવવું છે કે પેલા પાપનું ફળ ભોગવવું છે મહારાજ ઓલા સાધુ ના યાદ આવ્યા મારે છે પેલા નામનું ફળ છે ને ભોગવવું નથી મારે ફળ શું થાય જોવું છે ધર્મરાજ ગૂંચવાના ભોગવા વગર દેખાય કેમ દેખાડવું કેમ ડેમો કેવી રીત કરવો તમે એમ કહો કે મારે જલેબી ચાખ્યા વગર જલેબી નો સ્વાદ મારે જોવો છે એ મારે અનુભવ છે એ તો શક્ય જ નથી ને પાણીમાં પડવું નથી એમ કેમ થાય એટલે ધર્મરાજ ગુજવ ભાઈ આ તો કેસ પેલો વેલો છે ફળ ભોગવવું નથી ફળ એને જોવું છે ખાલી રાનુ તો કોઈ કીધું કે મહારાજ એવું છે આ તમે બ્રહ્માજી ને ખબર હોય વેદના જ્ઞાતા શાસ્ત્રો ને પાસે જાય ધર્મ રાજ્યો કામ કરે અમારી ઇમરજન્સી છે હમણાં નથી બોલી કેવા તો ધર્મરાજેમદુતો ખખડાય હમણાં કેમ દબા ઠાલા ઠાલા આવો જ પાછા તો કે મહારાજ શું કરીએ અમારા પાડા સ્પીડ ઓછી પડે છે અમે જ્યાં પોચી એ પેલા એકસો પહોંચી જાય છે 108 આઠ એમ્બ્યુલન્સ ગુજરાતમાં ફરતી કરી છે ને સરકારે એટલે કે અમે જ્યાં પાડાની સ્પીડ ઓછી પડે અમે ભોગી પેલા એકસો એમ્બ્યુલન્સ પહોંચી જાય છે મારા બચી જાય છે ખાલી આવવું પડે છે આનો અર્થ શું કર્યો ખબર છે એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચે અને જો બચી જવાતું હોય તો એકસો મણકાની માળા ફેરવે કાળથી કેમ પકડાય એને ભગવાન ને પામે ભાઈ માટે માળા છોડવી નહીં પૂજા માળસ કરવી નહીં ભજનમાં કોઈ દિવસ માણસ પેલું કરવું નહીં પણ મન એવું છે નિયમ નહીં રાખો તો નહીં થાય રોજ રાતે સુતી વખતે દસ માળા અગિયાર માળા પાંચ માળા સાત માળા ત્રણ માળા કરીને જ છું તો ભજન થશે સવારમાં પૂજામાં અગિયાર માળા બાર માળા પંદર માળા કરવી જ એકવીસ માળા કરવી જ તો થશે નહીં તો માળા એને એમ થશે હોઉપા કરે માણસ બીજામાં ક્યાંય એને તૃપ્તિ નથી ભજન માં તરત ધરાઈ જાય છે એટલે આ બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજી ને કીધું કે મહારાજ આવી રીતનો કોઈડો થઈ ગયો છે આ કે છે મારે રામ નામ એક ફળ ભોગવવું નથી મારે જોવું છે બ્રહ્માજી કે ચાર વેદ આવું નથી ક્યાંય આને કેમ દેખાડવું ભોગવે તો દેખાય તો ના ભોગવવું નથી એને અને મેં વળી શું કમત સુજી એને વળી ચોઈસ મૂકી તારે જે ઈચ્છા હોય બંધાયું નહીં ભોગવાળી હું તારી ઈચ્છા પૂરી કરીશ પત્ની માંદી હતી એના પતિ ને કીધું હા अल मुमताज मरी गई तो शाहजजहा ताजमहल बंधा खबर है दिल्ली में हा य खबर है ताजमहल बंधा मुमताजी पाठों शाहजहां मरी गया पा बंधा खबर है खबर है हू मरी जाए तो तब हूँ बंधा चो तो हूँ टिफिन बंधाशोटू नहीं कारण के जमवा करू के सरस जवाब है को ब्रह्मा जी के भाई आई चार वेद में क्या मलतू न थी या। अगम निगम में आखाड़व केम ब्रह्मा जी खबर न पड़े ब्रह्मा जी के एम करिए आ जपना अधिष्ठाता देव महादेव से अखंड जप करें એટલે એની પાસે જાય ને એને ખબર હોય એટલે બ્રહ્માજી નો હોંસ લીધો આમ એમનો પાડો લીધો ઓયલાના પાડો પર બે સાઈડ જતો એ બધું આવ્યું કૈલાશ માં પાડો મેળ્યો ભૂભાળા મારવાનો હોંસ મેળ્યો આમથી પવન પપડા ટીતાવા એટલે શિવજી નું ડમડમ થવા કાર્તિક સ્વામીએ જઈને કીધું પપ્પા મહેમાન આવ્યા લાગે છે શિવજી બહાર આવ્યા ત્યાં તો બ્રહ્માજી અને યમરાજ આ કૈલાસમાં ક્યાંથી આવ્યા બ્રહ્માજી તો આવે ઘણી વાર પણ આ ક્યાંથી ને એની પાછળ બેઠો છે વિચિત્ર એટલે શિવજી તો આત્મ ત્રિશુલ તૈયાર કરી નાખ્યું શું છે આ રીતનું છે અને આને એવું રામ નામ નું ફળ જોવું ભોગવવું નથી પણ જોવું છે તમે જોવું કેવી રીતે તમે જપના અધિષ્ઠાતા દેવ છો સતત રામ નામ જપ કર્યા કરો છો તો તમને ખબર હોય અમને કઈ ખબર નથી પડતી શિવજી કે મને ખબર નથી પડતી આમાં ફળ થાય એ ભોગવાય પણ એ દેખાડવું કેમ મને મૂંઝવણ છે હવે એમ કરીએ જેનું નામ જપીયે છે વિષ્ણુ પાસે જાય એને તો ખબર જ હોય શિવ લીધો બ્રહ્મા એનો લીધો યમરાજ એમનો પાડો લીધો પાડો ઉપર આની લીધો એ બાજુ આવ્યું વૈકુંઠ ગરુડજી બધા અંદર ખબર આપ્યા મહારાજ આ બધું આવે છે લાવ લશ્કર ભગવાન વિષ્ણુ તરત બહાર આવ્યા લક્ષ્મીજી કીધું પગદાબા ને રેવા દો આ બધા આજે કેમ આવે છે શું કઈ છે આગતા સ્વાગતા કરી બેસો બેસો શું છે ભગવાન વિષ્ણુ ઉભા છે કે મારા શું સમજ્યા તો કે આવું છે આ કોઈ બી કેસ નથી આવ્યો વિચિત્ર કેસ આવ્યો છે એક તો જિંદગી એક નામ પરાયે લીધું અને વળી હું પ્રભુ આપના નામનો આદર રાખીને વળી મેં એમ કીધું તને જે ઈચ્છા હોય બોલ એમાં મારેથી કેવાય ગયો એટલે એમ કે છે મારે એક રામ નામ લીધું છે એ ફળ ભોગવવું નથી પણ મારે એનું ફળ જોવું છે તો બ્રહ્માજી મળ્યા શિવજીને મળ્યા મને તો ખબર પડી જ નહી પણ એટલે પછી શિવજીએ કીધું કે મારા જેનું નામ જપે છે એને તો ખબર જ હોય ને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ તમે નિવેડો કરો કે રામ નામ ફળ એને દેખાડવું છે તો તમે દેખાડવું શું વિષ્ણુ ભગવાન ખડખડાટ હસી પડ્યા બ્રહ્માજી શિવજી રામ નામ ફળ આજ મારું દર્શન થાય ને એ જ રામ નામ શું ભોગવવાનું હોય અને જોવો સાંભળો એક રામ નામ નું ફળ જોવું હોય તો એ આ જોઈ લ્યો કે મારા દર્શન માટે એ જીવને તમે બ્રહ્માજી અને મહાદેવજી તમે એની સાથે એને તમે કંપની આપો અને આ યમરાજ પોતાના વાહન ઉપર એને બેસાડીને અહિયાં લાવે અને મારી પાસે ઉભો રાખે આનાથી વિશેષ રામ નામ નું ફળ બીજું શું હોય એક નામ લીધું એનું આ ફળ છે એટલે ધર્મરાજે બોલે કાઠલો પકડ્યો જોઈ લીધું તો કા બસ જોઈ લીધું હાલ પાછો નિકજ અહિયાં સુધી હડિયા પાટી કરીને હેરાન નીકળ હવે હવે તો એના હાથ માં આવી ગયું ને એટલે ઢરડી ને પાસ બાંધી ચીપીઓ નાખી અને વિષ્ણુ પ્રભુ મારે તમને કઈ પૂછવું અહિયાં સુધી આવી ગયો પૂછી લે તો મહારાજ આપનું દર્શન થાય પછી એને જમપુરી ગર્ભવાર લખવાર લખ ચોરાય તો ના હોય તો આ મને કેમ લઈ જાય છે ભગવાન કે મૂકી દો મૂકી હજી ત્યાં બેઠો છે એક ભગવાન નામ જબરદસ્તી લે તો પણ વૈકુંઠ ને જો પામતો હોય તો આપણે નામ જપીએ તો આપણે આળસ ની વાત આપણી છે કે પાંચ માળા કોણ જાણે આ ઊંઘ નો આવે માળા હાથમાં લેન આવે મેં ઘણા એવા જોયા છે પૂજામાં બેસે ઊંઘ ચડે ખબર નઈ કથામાં બેસે ઉંખેરવી જોઈએ એ બધા ગુણ છે રજો ગુણ તમુગુણ ના ભાગ આવે છે આ સાંભળા પછી ભજનમાં પૂજામાં દેવ દર્શનમાં જપ કરવામાં વચના વાંચવામાં ભક્ત ચિંતામણી વાંચવામાં એવા કોઈ ગ્રંથો શ્રવણ મન નિધિસ કરવામાં આળસ થતી હોય તો આળસ ખંખીરી નાખવી માણસનો દેહ મળ્યો છે આના માટે જ મળ્યો છે આપણા પોતાના સુખ માટે છે અને એ જ સાચો મહિમા છે એટલે આ સંતો તો પાંચ ભાઈ પામી ગયા પણ આ જે રચનાઓ શા માટે કરી એમણે જો આ રચના ન કરી હોત તો અત્યારે આપણે આ ચિંતવન કરતા હોત આપણી જેવા કેટલાય પામર જીવને ઉદ્ધાર માટે આ બધા સંતો મહેનત કરી છે હરિસ્મૃતિ તો અપરંપાર મહિમા વાળી છે અને સંભાળીયે છીએ પણ એ મહારાજે જે જે લીલાઓ કરી બ્રહ્મા નિષ્કુળાનંદ સામે કેમે નજરે એ મહારાજ ભાડા છે પણ કેવા છે કે પછી સત્સંગી સુખ સીમા કે ભૂદર ભાડા છે लिधा चरण छाती के भूदर अलौकिक सुखर भाया आनंद निष्कूलनंद लेता के भूदर भायानंद स्वामी महाराज